સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન શક્તિ વાળો અનંત સુખ નું ધામ છું અનંત સુખ નું ધામ છું દાદા ભગવાન જીવો શુદ્ધ છું હું દાદા ભગવાન જીવો શુદ્ધ આત્મા સભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધ જેવો શુદ્ધ આત્મા શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું હું શ્રી સિમંદર સ્વામી જેવો શુદ્ધ આત્મા છું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું કેવળ ज्ञान स्वरूप छू के आ प्रयोग अपन महनो होए हो कई नव बनावे तर आनंद थे અને ભાઈઓને એવું હોય કે કંઈક નવો નફો થાય તો આનંદ થાય એટલે આપણું અંદરનું એવું કહે છે કે મારી કંઈક ઉઘાડ વધે પ્રગતિ થાય કંઈક આનંદ વધે તો મને આનંદ થાય નીતા આપણે પણ લાગે કે જાણે ત્યાં ઊભા છીએ હવે તો કહે છે કે આ ભરેલો માલ સાથે હું શુદ્ધાત્માનો પરમાત્મા યોગનો જે પ્રયોગ છે એમાં એક ખૂણો મારા વાળો છે હજી મારું છોડાવી દીધા પછી પણ મારા વાળો ખૂણો બધે કામ કરે છે નાની કે મોટી વાત હોય ઘરમાંય ભલે હૈયારું ખરું પણ અંદરખાને હોય કે મારું છે ને એમનું છે શું છે હોય કે ના હોય હા પછી છેલ્લે એવું પણ કે હું મારું જાણું ને એમનું જાણે શું કે માથાકૂટ થાય ને તો કહે છે કે આ મારું છોડાવ્યા પછી આ પૂતગલને તો મારું હજી છે જે જેને દાદાએ ડિસ્ચાર્જ મમત્વ કહ્યું ડિસ્ચાર્જ મારા પણ હું શુદ્ધાર્થમાં ચેતન જ્યારે આના કોઈ પણ પરિણામને મારું કે મને માનું છું હજી પણ મનાઈ જાય છે માનવું નથી પણ એ જે મનાઈ જાય છે ત્યાં અસરવાળો ભાગ મને અસર કરે છે અથવા તો મારો પરમાનંદ યોગ પર વાદળા છવાય છે એટલે દાદાજી એવું કહે છે કે આ જે મારાવાળી અસર છે એ તો એક સ્થૂળ દાખલો આપેલો નોય મારી નોય મારી નોય મારી કરતો કરતો પણ નાના નાના દાખલામાં એ વાપરીએ જ્યાં અસર થાય એટલે તપાસ કરવી પડે કે આમાં મારું કાં રહેલું છે મારું ના હોય તો અસર થાય નહીં યોગેશ હોય તો કદાચ હું એને સિમ્પથી બતાડી આવું પણ મને અસર થાય નહીં જરાતરા જ થાય કનેક્ટિવિટી જેટલી પણ જે આ મારું છે એટલે જ્ઞાની પુરુષ એવું કહે છે કે એક એક ખૂણો મૂકો પ્રયોગમાં કે હે દાદા ભગવાન તમે બધું મારું છોડાવી દીધા પછી હવે આ મારું અંદર ક્યાં મને કામ કરી રહ્યું છે રિલેટિવમાં અને રિલેટિવ અને રિયલના સાંધા ઉપર બે જગ્યાએ કામ કરે છે એકલું રિલેટિવમાં કામ કરતું હોત તો વાંધો આવતે નહીં કારણ કે આપણે જાણતે કે આ ભમરડાને મારાની અસર છે પણ હું ભમરડાના એક પણ પરિણામમાં હું નથી પણ એવું રહેતું નથી તો યોગેશ પૂછીશું હવે આપણે કે આ મારાવાળાનો જાદુ શું છે કે આટલું બધું છોડાયા પછી પણ હજી આ છૂટી જતું નથી અને પછી સ્વરૂપો અનેક પ્રકારના હોય છે શું છે બહેનો હોય કંઈક રસોઈ બનાવી હોય ભૂલથી હવે કોક કે હા પહેલી બહેને સરસ બનાવી ના ના ના તો મેં બનાવ્યું છે કે છે પેલું મારું ઊભું થાય ને ભાઈઓને કંઈક કામ કરી આવ્યો હોય સેવાય કરી આવ્યો હોય હવે કોઈને ના ખબર હોય તો બીજાને જશ આપ્યો એણે તો પેલું ઊભું થઈ જાય કલા મેં કર્યું હતું ને આ તો મારું કરેલું છે એટલે જ્ઞાની પુરુષ એટલું જ કહે છે કે જો આટલો ખૂણો જાગ્રત થઈ જાઓ જાગ્રત થઈ જાઓ અસર તરત જતી રહેશે નહીં એટલે ભરતાનંદજી સ્વામી એકવાર દાદાજીનો મમતાવાળો બહુ સરસ લેખ કાઢ્યો હતો શ્યાદવાદ શ્રીમુખે ઝરેલી શ્યાદવાદ વાણી ભરતાનંદજી બરાબર છે ને સહજ શ્રેલી પણ એ તો દાદાએ સ્થૂળ મમતાના દાખલા આપેલા છે પછી દાદા એવું કહે છે કે હું તો તમને અંગુલી નિર્દેશ કરું અંદર ખોડી કાઢવાનું કામ તમારું જય સચ્ચિદાનંદ હવે આપી દઈએ દાદા દૂર છતા પે લાગે છે દા દૂર જતા પાસ લાગે છે દા દૂર છતા પાસ લાગે છે દા દૂર દદા પાસ લાગે છે જય સચિદાનંદ મંત્ર પુષ્પોની જય સચિદાનંદ મંત્રા પુષ્પોની જય સચિદાનંદ મંત્ર પુષ્પોની જ સચિદાનંદ મંત્રા પુષ્પોની ભંગ માણ છીન પહેરાવે છે જ્યાં દૂર છતાં પાસ પાગે છે જૂર છતા પે લાગે છે ગોચ મા પાયલોની ગોચ માૌકિક સાબંધો નુંજ વણની મુતા મા લૌકિક સાબંધો નુંજ વણની મુડરાુટતા बेसता वालोनी गोच माँ भूटता ने बेसता वालोनी गोच मा लौकिक सा बधोनी मुझवण नीड़ता माँ लौकिक सब बंधोनी मुझवण नीड़ता सूक्ष्म रूप का भी सूक्ष्मूपे आवी प्रकाश गुड़ चाविय तारा उगाड़े थे गुड़ चावती तारा उगा दादा दूर चता पासे लागे लागे दादा दूर चता पासे a ke che दशा मारी जड़ी दूर मुखी मछली सी दशा मारी जड़ थी जे दूर मुखी मछली सीतशा मारी जड़ जे दूर मछली सी दशा मारे आन પલ છિન કટે બારી આવે છે પલ છિન કટે બારી દરિયા વિલ માં જબોળે છે ત્યારે દરિયા વિલ માં જબોળે છે અને શાંતિ अनुपम बड़े छे अने शांति अनुपम बना दादा दूर छता पासे लागे छे दूर छता पास याद माँ गुटाय जे भक्ति मारनी नीस दी ની યાદ માં બધાય ભક્તિમા પહોંચે છે મંદિર પહોંચે છે ના તમને મંદિર પોતે પહેરીને અમને પહેરાવે છે પોતે પહેરી अणवी कसी तिलावे अणवी कसी छे लदा दूर छता पासे लागे लदा दूर छता पास लागे जय सचिदानंद मंत्रणा पुष्पनीय सचिदानंद मंत्रणा पुष्पनी मई चुन मरा पवे सिन्न मार छे दादा दूर छटा पास लागे छे दादा दूर छटा पास लागे शुरुआत मानसुदी के सम आय नमा शर्वात मान शुद्ध स्फटिक समा आय नम सर्वात मान शुद्ध स्पटिक समा आय नमा आय नमा जारे चाहू तारे जो लहू चु जारे चाहू तारे लहु गर्दन झुकने रुतिया मा गर्दन झुकावीन मारा ज रुिया गर्दन झुकावीन महाराज रुदिया गर्दन झुकावीन महाराज रुदिया माँ दर्शन करी लू चू दर्शन करी लू આપકને વ્યવસ્થિત ખોડે છે બાપકને વ્યવસ્થિત ગોળે છે દીવચક્ષુ ન લાણી ગોળે છે દીવચક્ષેની લાણી ज़दा दूर छत्ता पास लागे दादा दूर छता पासे लागे दादा दा दूर छत्ता पास लागे ज़्यादा दूर छता पास लागे જય સચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચિદાનંદ મંત્રના પુષ્પોની અવિચ્છિન્ન મારા પહેરાવે છે છિન મારા પહેરાવે છેદા દૂર છતાં પાસે લાગે છે જદા દૂર છતા પે લાગે છે જદા દૂર છતા પેપાસ છે જૂર છતા પે નેપાસ पासे दादा दूर आपने बद ने जनुभव है के उठता ने बेसता फाइलोनी गूंज में लौकिक संबंधों मूंझ मूर्ता में सूक्ष्म रूपे प्रकाशे आने तपास करिए तर खबर पड़े कि बहारनू तो जे होर फाइल एक नतस्करण एवं गूंचवाड़े चढ़ा है घनी शू करूँ शूँ ना करूँ पड़े आ शू करूँ ने शू ना करूँ तो फाइल ने कहीं को विभाग व्यवस्थित ने आधीन है मू करवा ली जाए प्या कशुक अजवाड़ पड़े दादा आखू छूटू थाय अरे अपन एक बीजी बात पुरुषार्थनी जड़े कि मोटा भागन समय हूँ मरा प्रज्ञा प्रकाश थी चालू छूनी छू कि प्रकृतिनी साथ छू, छू। म अंदर तपास करूँ तरह खबर पड़े कि अंतस्करण सवड़ू चालतु होते कशु हूँ चेतन स्वभाव में हो जरूरी नहीं पूछे बधु बे हाँ बहुत सरस चा अलग पर मारू के प्रकृति तो ये जे भाग है दादाए एक बार अमने आप पुत्रों ने कहूँ कि भाई तरी आखी लॉबुक बाजू मूकी देंजों कारण के लॉबुक व्यवहार लॉबुक है शू ए के जो मान्यताओं ने बधु लईलू है अंतस्करण ये आखो व्यवहार भाग है अने सुरेशा लगे तो सुरेशा जोड़े बैसी पड़े सत्संग कर जा कि मैं तो बहुत सारो सत्संग कर दादा बे महात्मा भेगा थे खोटू नहीं પણ પછી યોગેશભાઈ જોડે ના ફાવ્યું ત્યારે ભાગી બી ગયા ત્યારે ખબર પડી કે આ તો બેમાંથી એકેયમાં હું ચેતન સ્વભાવે હતો નહીં પણ પૂતગલ સ્વભાવે જ હતો એટલે દાદાજી આપણને અહીંયા સૂક્ષ્મ રૂપે આવી પ્રકાશે અને કનુદાદાએ તો વારંવાર કહ્યું છે કે મળતી પ્રકૃતિ આવે ત્યાં ખાસ જીતજો કારણ કે ત્યાં પૂતગલ ભાવમાં ચાલી ગયા વગર રહેવાશે નહીં ના મળતી આવે ત્યાં તો હજી કે અંદર ટકોરો વાસિક શુદ્ધાત્મા જોવા દો ભાઈ આ ક્યાં કંઈક પાટે જ લઈ ચાલ્યા તમે એટલે આ એક સૂક્ષ્મ ભાગ છે કે પ્રાકૃત પરિણામો ફાઇલ એકના અંતસ્કરણના ઊભા થયા જ કરે છે અવડા સવડા ગમતા ના ગમતા અને એમાંય જ્યારે આકાશ તોફાને ચડ્યું હોય જરાક વંટોળીયો આવ્યો હોય ત્યારે પોતાના ઘરમાં બેસવાની સરસ મજા આવે કે ભાઈ હવે તારી જોડે રહીશ તો તું તાણી જઈશ મને અને આ તાણી ન જાય મનના પરિણામો બુદ્ધિના પરિણામો અહંકારના પરિણામો તે વખતે ચેતન સ્વભાવ પરંતુ પુરુષાર્થ તો ત્યાં સમજાય કે આ સવડું કે અવળું એ પર છે હું અંતરાત્મ સ્થિતિને વિશે શુદ્ધાત્મ સ્વરૂપે જાણનારો જ છું અને ગમતાને ચોંટવાનું નથી ના ગમતાને ધક્કો મારવાનો નથી એ જે ચોથી આજ્ઞા દાદાએ સૂક્ષ્મ સ્વરૂપે આપેલી છે આપણને કે નીકળતા કોઈ પણ પરિણામમાં भ्या सीवाय एना बहर रही आजना धर्मना चश्मा में जी ने जो संभव निकाल करशो तो ते आत्मस्वरूपे परिणमया एट कि आत्मचारित्र ऊु थकी निराकूरता तो मड़ेली है कृपा थी पेगा परिणाम रहे प्रकृतिना ने मार रिलेटिव रियल नोखापणे रहता आप बधाई एक सूक्ष्म पुरुषार्थनों आ प्रयोग मुका, मुकायो है वु ने वु એને અજવાળ આવ્યો છે જય સચિદા હા પ્લીઝ સોરી હા એટલે કહેવાનું તાત્પર્ય શું હતું કે આખો દિવસ દરમિયાન આપને બધાને અનુભવ છે કે ફાઇલ એકના જે બધા પ્રાકૃતિક પરિણામો તો નીકળ્યા જ કરવાના છે કે યોગેશ મળ્યા તો બહુ સરસ ચાલો કેટલા પુરુષાર્થી છે છે તે છે આ મળ્યા તો જવા દો ને વોટ પણ अवड़ू थाय तारे तो हजीक हूँ चेतु छूँ सवडा मा मने खबर पड़ती नहीं कि आ प्रकृतिना परिणाम छे कि आ मार परिणाम छे। त्यार है एटले पुरुषार्थ त्या रहे कि आ क्षणे क्षणे निकलता प्राकृत परिणामों तो निकलवाज है पर ये रिलेटिव है ज्ञेय है दृश्य है हूँ दृष्टा छूँ यहाँ जागृतपणे हूँ हो तो साधाऊ पर मीनलबेन अंतरात्म स्थिति विषय जी आपने दृष्टि चश्मा आप दादाजीए પાંચ આજ્ઞા સ્વરૂપે કે ભાઈ ગમતાને ચોટવાનું નથી અને ના ગમતાને ભાગી જવાનું નથી હવે આ પ્રકૃતિ તો ગમતાની જોડે બેસવાનું એને ગમશે અને ના ગમતા જોડેથી ખસી જવાનું પ્રકૃતિને સ્વાભાવિક થવાનું છે પણ મારો પ્રકાશ મને શું કહે છે કે ગમતાનો પણ સંભાવથી નિકાલ ના ગમતાનો ક્યારે થઈ શકે હું મારા અંતરાત્મક સ્થિતિમાં જે આજ્ઞા ધર્મના ચશ્મા છે મારી પાસે त्याँ मा आग जो हूँ पुरुषार्थ में रहूँ प्रकृति ने प्रकृति तरीके जाणूँ हूँ मरा में रहूँ तो ये सूक्ष्म पुरुषार्थन आ सूक्ष्म योग है तो ज्ञाओ कहे कि अभी प्रकृति में होता नहीं हमें आपने समझाए खरुँ कि मारे प्रकृति में रहवा रही सकाय नहीं कारण के आ सूक्ष्म भाग आया करे आत करी कि भाई अंतरात्म स्थिति आखो पुरुषार्थ भाग ये अह रहे ये प्रकृति एक बाजू छे, हूँ एक बाजू छु नात्म स्थिति में आज्ञा धर्म करी ने जो हूँ रही तो पीछे बने नया दादा भगवान असीम जय जय कार दादा भगवान असीम जय जय कार दादा भगवान असीम जय जै जयकार भजवाना असीम जय जयकार दादा भगवानना ना असीम जय जै जयकार दादा भगवानना असीम जय जयकार राधा भजवान ना અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કારવાનના અસીમ જય જય कारो दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार दादा भगवान ना असीम जय जयकार રાધા ભગવાન અસિમ જય જયકાર રાધા ભગવાનના અસિમ જય જયકાર ભગવાન ના અસિમ જય જયકાર રા ભગવાન ના અસિમ જય જયકાર રાધા ભગવાનના હસિ જય જયકાર દા ભવાન ના હસિમ જય જયકાર દા ભગવાન ના હસિ જય જયકાર દા ભગવાન ના હસિમ જયકાર દા ભગવાનના અસિમ જય જય કાર હો રાધા ભગવાનના અસિંહ જય જયકાર હો રાધા ભગવાનના અસિંહ જય જયકાર રાધા ભગવાનના અસિમ જય જયકાર દાદા ભગવાન અસિમ જય જયકાર રા ભગવાનનાસીમ જય જય કાર ભગવાનનાસમ જય જયકાર દાદા ભગવા દા ભગવાન ના અસિલ જય જય કાર ભગવાન ના અસિમ જય જયકાર દા ભગવાન ના અસિલ જય જયકાર તું દા ભગવાન ના અસિમ જય જયકાર ભગવા जयकार दाता भगवान ना असि जय जय कारो दाता भगवान ना असि जय जय कारो दाता भगवान ना असि जय जय कारो ભગવાય જય તારોજય દય જય જય કાર જય જય સચિદાનંદ જય સચિદિદાનંદ જય સચિદાનંદ એમાં બેન તમારા શેલી આવ્યા સેલાણી આજે તો આપણે બધા બહુ નજીક છીએ અગા અઘા શું બેઠા છીએ આવો નજીક છે વાતો કરીએ થોડી હે અમારા જુનિયર ક્યાં છે કવિરાજ જુનિયર શું કેમ કવિરાજ જુનિયર યોગેશ આનંદજી એ કે છે અમને કુદરતે બાદશાહી દીધી છે એવું કે છે આવી સરસ બાદશાહી મળી છે નિરાંતે આપણે ભોગવીએ બધું હે હે ભૂકતામાં ઉડી ગયો અને આપડો ભોગવટો જુદો હોય મજાનો હોય શું મજાનો હોય એટલે આજે આપણે આપણી વાતો કરી લઈએ બધા ખરું કે નહી એટલે સત્સંગમાં સત્સંગ લઈશું આપણે સાહેબ યોગેશ આનંદજી થોડો સત્સંગ લઈએ કુદરત ની વાત સાહી ને આ કુદરતી બાદશાહી એટલે શું મિનલબેન તમને સમજાય ને સમજાય નહીં થોડું આવે સમજાય આ શરીર શાને માટે મળ્યું છે આપણને શરીર મળ્યું છે શાના માટે તે દાદા ભગવાને એમના સારા જીવન દરમિયાન બારપણથી જ બાદશાહી ખૂબ ભોગવી એમને ખૂબ ભોગવી કારણ કે એમને કુદરત પાસેથી કશું જોઈતું નહોતું શું કહ્યું પરંતુ કુદરત જેમ રાખે તેમ કુદરતી સ્વરૂપે જીવી જવું એવું એમના જીવનમાં લઈને આવેલા જેમાં પરમાણુ લઈને આવ્યા હોઈએ આપણે બધા જ આપણાથી જલાઈ ગયેલા હોય પરમાણુઓ તે પાછા ઉડતા એ પોતે જ જલાવવા આવતા નહોતા કોઈ પણ આપણે જાળી પડેલા ચીટકાવી દીધેલા એનું શરીર થયું એનું થયું શરીર હમ અને પાછું કેવું કે બરાબર ગોઠવણી વહેરનું એક પરમાણુ ગોઠવણી વગરનું ના હોય કેવું લાગે છે તમને નથી લાગતું હે બધા સર ગોઠવણી ભેરેલું પણ લાગતું નથી એવું નહીં કે આ ગોઠવણી વહેલું આપણે લાવ્યા છીએ બધું ઉલટ સુલટ લઈને કોઈ બોલતું નથી કોઈ ના બોલે ઉલટ સુલટ વાળું નહીં નહીં નરે ઉલટ સુલટ વાળું છે એ આ કાળનો પ્રભાવ એટલે હવે આપણે એ ઉલટસુલટને બધા પઝલ છે એને બધા ઉકલી જાય એવું ગોઠવી દેવાનું એટલે વિતરાક પિક્ચર આપણું આવે આપણું વિતરાક પિક્ચર કેવું અરૂપી પાછું તર એ પરમાણુ ગોઠવા જો ગોઠવાય ને કે નહીં હં તે આજ્ઞાધર્મથી આપણું જીવન જીવાય તેમાં કશું છે નહીં વસ્તુઓ નહીં કશું નથી છતાં આવી આપણી ગોઠવણી હવે તૈયાર થઈ રહે છે આજ સુધી ગરબડીવાળા ગરબડ ગોટાળાવાળા હતા તો હવે આપણે બરાબર પદ્ધસરના ગોઠવેલા થતા જઈએ છીએ તે રૂપીપણાના ભાગમાં પણ થાય છે અને અરૂપીપણાના ભાગમાં પણ થાય છે રૂપીપણાના એ રીતે કે અરૂપી અને રૂપી બે સાથે રહે છતાંય એકબીજાની સાથે કુદરતી રીતે બહુ સુંદર રીતે રહી શકે હમ એટલે કવિરાજ કે છે કુદરતે અમને બાદશાહી દીધેલ કેવળ દૂધની ચા આખો કપ પાછો કેવળ દૂધની પાછી હા આખો કપ તમારે પેલા મફત મળ્યા હતા તે શું કહેતા હતા કઈ ચા તનગર ગયેલા અમીન સાહેબ ગામના એ બાજુના અત્યાર તો હાજર નથી એ જબરજસ્ત હતા હા આખી જ્ઞાનવિધ નો પ્રયોગ ચાલ્યો ત્યાં હું થી શરીર છતાં એક બગે ઉભા રહીલા હમ જબરા હતા એ અમીન સાહેબના ગામના એ બાજુ મહેસાણા પેલી ઉપર ઉપર ઉજા બાજુ બાજુ તો એક એમને ત્યાં ગયા હતા દૂધ જો આવી પડે હા આખી ફક્કડ ચા પીવડો આવજો બધાને કહેશે એવું કહેતા હતા હા હા એટલે કવિરાજ કે છે અમને કેવળ દૂધની ચા આપવું આખો કપ આપ્યો કે છે કવિરાજના ચા મને ટેસ્ટ થઈ જાય નહીં મજા ખીલે બરોબરના તમે બે જ જણા આવ્યા છો આજે તમને મોકલ્યા હા કવિરાજને તો કોઈ હલાવે નહીં બહુ ગમે એમને બધો એનો સ્વભાવ એવો છે સાધારણ પડે રસિકભાઈ આજે કવિરાત જુનિયર તૈયાર થઈ ગયા છે જુનિયર એટલે કુદરતે આપણને બધાય ને કેવી વાત સાહી દીદી કે સજીવન મૂર્તિ સ્વરૂપ એવા દાદા ભગવાન આપણને કુદરતીપણે મળ્યા પરંતુ એમનું જે કુદરતીપણું હતું એમાં આપણે સમાવિષ્ટ હતા એટલે આપણે એવા છીએ આપણી રીતે નહીં પર્ટિક્યુલરલી નહીં વિશેષથી નહીં પણ એમની સામાન્યતામાં આપણે બહુ સમાવિષ્ટ હતા એમને એમ ન કે આ બધા નામને નામના નામને એવું એ કશું હતું જ નહીં એમને તો કોઈ વિવિધતા જ નથી તો કુદરત અને કુદરતી જીવનમાં હંમેશા આ વિવિધ વિવિધતાવાળા વિશ્વમાં આપણે બધી વિવિધતા સાથે કોઈ પણ પ્રકારની વિવિધતા વિવિધતા વગર જીવી શકીએ છીએ આ બાદશાહી યોગેશાન જેવું નહીં તમે મજા કરો છો કે નહીં આ બાદશાહી શું લાગે છે હા હા બધા આપતા પુત્ર જુઓ મહાત્માઓ બધા મજાથી છે બધા તે એમનું જીગર કે હું દાદાનું પાછું એટલે આપણા જીગરમાં જીવતે જીવ સજીવન શરીર છે તે સાથે આપણે એ દાદાની વિતરાગ ચાનો ગૂંટડો પીધેલ કે દાદાની કેવી વિતરા પૂરી સાકર સાથે પણ મારીએ ના લાગે ને ગરીએ ના લાગે પછી વિતરાગ ચાને એમાં ટેસ્ટ લેવા જાય તો તમારેથી ટેસ્ટ ના લઈ શકાય પણ દાદાનો ટેસ્ટ લેવા જાઓ તો ભલે તમને એવું છે કંતી આનંદજી તમારું નામ કાંતિ આનંદજી કે કો આનંદજી ઓહ કોઈ કોંતિ આનંદજી કહેવાનું એટલે જગતમાં એમને ભિલાડિયા અને એમની ચાહના કેવી સુંદર ચાહના ભરપટ્ટ એટલે એમના દિલમાં જે હતું બધું ઉગાડું કશું એમને ખાનગી રાખ્યું એક પરમાણું જેટલું અને બધું જ એમને ભરપટ્ટી આપણને આપી દીધું કે હું જેવી રીતે જીવું છે એ જ જીવન મેં તમારા હાથમાં મૂકી દીધું અમે તો હિસાબથી જે લાહેલા જઈ નીકળી ગયું અને ભાવનામાં છે ભાવનાનું રૂપક આવે એ પ્રમાણે બધું આ થયા કર્યું બન્યું પણ એમાં કહે હું ક્યાંય કોઈ જગાએ નહીં હું કોઈ જગા એ એટલે એમને પોતાનું અંતરનું સુખ પોતાનું જીવન જીવાઈ ગયેલું આખું તે બધું જ એમને બિલાડી દીધું આ સત્સાધનો આપણને પ્રાપ્ત થયા આ કાળના પરમ પુરુષ એવા સત્પુરુષ દાદા ભગવાન પાંચમા હરાના એ ચોથા હરાહના અત્યારે અહીંયા આવ્યા અને આપણને બિલાડ્યું કે આ લોકો મૂજાય નહીં ખોટા વ્યવહારથી બધાએ બહુ જ ભગોઈમાં રહ્યા છે ને બધા વ્યવહારના કે આ સંસારીઓ ભગોવાઈમાં રહ્યા એ બિચારા બોલે નહીં કોઈ ખુલ્લું નહીં બોલે પણ આવી રીતે ગણાયલા ના હોય ભગવાનની હાજરી હોયથી કોઈ પણ બિચારો કેવી રીતે હોઈ શકે ભગવાનની હાજરી હોય એટલે દાદાએ આપણે આ બિચારાપણામાંથી છોડાયા શું અને દાદાએ દિવ્ય ચારો ચરતા કરી દીધા કયો ચારો દિવ્ય ચારો હમ ચારોય દરનારો દિવ્ય બધું જ દિવ્ય સમજાયું ને કૈલાસ માનસરોવર હોય ને એવું માનસરોવર તે કેવળ શબ્દ કવિરાતનો બહુ સુંદર છે બહુ પ્રિય છે એમને એટલે કેવર કરુણા પરમાત્મી અને એ દેહમાં અંદરથી કેવી રીતે રહ્યા એ કરુણાના અવતાર સ્વરૂપ એવી રીતે એમનું જીવન ગયું હમ એટલે પરમાત્મા જે હંમેશા ડંકાયેલા હોયા કરે છે તે બધાને ખુલ્લા દેખાય એ રીતે અને ક્યારે પણ આમ તો ઉદ્ગારો નીકળી ગયેલા હોય વિતરાગતાથી કે અમે આ કાળ વિશેના બીજા જ તમે જે કહો તે આપણા અરુણભાઈ આવ્યા છે કે સાહેબ અચ્છા એ અરુણભાઈને ત્યાં પહેલી વખત અમદાવાદ અમેરિકા જવાનું થયું દાદાને નાઇન્ટીન એટી ટુમાં બ્યાસીની સાલમાં ત્યારે યોગાનુ એમને ગયા અને પહેલાં તે દિવસે મહાવીર ભગવાનનું જન્મજયંતિ હતી તે જ વખતે અને આગલી રાતે દાદા ત્યાં એમના ત્યાં હતા મુકામ અને સવારે ઉતર્યા આવ્યા તૈયાર થઈને ઉપરથી અને નીચે પેલી પુષ્પાબેન અને અરુણ તે ઉપરથી ઉતરતા કહે છે જો સાક્ષાત માવી આવી રહ્યા છે જે મહાત્મા તો ત્યાં એમને ખ્યાલ હશે બધા વિઝપસનભાઈને ખ્યાલ હશે હા એ માવી ઉતરી રહ્યા છે આવે કે છે હા હમ પરંતુ એ બોલવાના વચનોમાં નહોતા એ એમની મહાવીર દશામાં હતા મહાવીર ભગવાનનો જન્મ જયંતિનો જન્મ બહુ સુંદર તે વખતે અરુણભાઈના જે છપાઈ ગયું અંદર બહુ મજાનું થઈ ગયું એ ફાવી ગયા એ લોકો અને જે મહાત્માઓ હતા બધા તે ત્યાં પહેલી વખત અમેરિકાની યાત્રામાં આવા કેવળ કરુણા પરમાત્મી અમને મળે તે થાવ સુખી એક જ અમને મળ્યો એની પાછળ કઈ કારણ તો હોવું ઘટે કે અમે રસિકભાઈ બધા ઘરના જોડે જોડે હતા બારપણ બધા જ આખું કુટુંબ છતાં જયારે જે વખત આવે ત્યારે શું એમના દિલમાં નતું કે આપણે સુખી થઈએ બધા થાય ને હતું એમને અમારા પિતાજી બધાને લગભગ આખા ઘરને બધા અને બધાને માટે એમને આ છે એટલે એવું નતું પાછું જરાય નતું કોઈ ગમે તેવી સેવા કરે તે એમની નજરોમાં સેવા એ હતી કે સેવાનું લક્ષ બેસાડે એવી પ્રકારની એને સેવા નહોતા કહેતા દાદા શું કહ્યું હું સેવા કરું છું અને એને હા કેવું એટલે એમને લક્ષેપ જ જાય એવી રીતના નતા એ કારણ કે એ સેવા સ્વીકાર્યા વગર સ્વીકાર કરતા હતા એ મૂકીશ મીગુ મૂગો એમનો મૂગો અને એમાં એમને આ સુખ બિલાડ્યું આખું પોતાનું સુખ પોતાનું શું એટલે કોઈ ગમે તે એમને મળ્યા એને લાગે એવું ના લાગે આ બીજા છે હું પોતે જ છે આપણે લાગે એ રીતે દરેકનો અનુભવ થયો બધાને સ્વાદ ચાખ્યો દરેકે રસિકભાઈ ચાખ્યો બધાએ ચાખ્યો અમારા રણછોડભાઈ સાહેબ જુઓ ને કેવા છે હા તે દાદા ભગવાનનું કહી ગયું કાગર ખિસ્સામાં મૂકાયો મારે હા એમને બહુ જૂનો કાગર હતો તે આપ્યો અને આ રસિકભાઈના અક્ષરો છે અમને એમના અક્ષરો એમના અક્ષરો તો બહુ રૂપા રહે ને બધા ઓળખી જાય હા અને બજારીયા સાહેબ તો ચંદ્રકાંત સારી રીતે ઓળખે બધા હમ ત્યારે અંછોડભાઈને કાગર લખેલો એમને તે આઠ અગિયાર ને સિત્યાસી વડોદરાથી દાદા ભગવાનના સિમ જે જયકારો મહાત્મા શ્રી રણછોડભાઈ વિશેષ તમે આ પત્ર મળે કે તરત જ પૂજ્ય દાદાજીને મળવા આવી જશોજી એટલે કે ડિસેમ્બર આઠમી તારીખ સિત્યાસી એટલે બાવીસ પેલા ટ્વેલ્થ બરોબર એટલે સોનગઢ જમીન બાબતે વાત કરવાની છે જેથી જરૂરથી આવી જશો પરમ પૂજ્ય દાદાજીની તબિયત સારી છે આટલું જ લખાયું છે વધારે નહીં તે રમછોડભાઈ લો હાચવી રાખજો રસિકભાઈ એમ નાચજો બહુ સુંદર ત્યાં સોનગઢ વિશે વાત કરવાની છે તો દાદાજીને સોનગઢમાં શું મમતા રહી ગઈ હતી સુરેશભાઈ શું વાત કરો છો તમને ઉકાઈમાં આટલી બધી રહી છે ને ઉકાઈમાં પપ્પાજીએ બેસાડી દીધી નહીં ઉકેઈ ડેમના પિતા એમના પપ્પાજી શરૂઆતથી તે બધી રીતે અને આપડા કમલેશ પટેલ છે ને ના કમલેશ પટેલના નહીં કોણ મને હમણાં મળ્યું સિવિલેન્ડ જ્યાં હા પેલો વિનોદ વિનોદના પપ્પા વિનોદ પટેલ છે ત્યાં એ ક્યાં રહ્યો હતો હોલેન્ડ કે ક્યાં પેલા એની આગળ હોલેન્ડમાં હતો ને પછી આવ્યો બહુ બ્રિલિયન્ટ છોકરો છે હંગેરી હંગેરી એ બધું નેધરલેન્ડ કહેવાય એમાં એના પપ્પા એ જૂના જમાના પાસઠ છાસઠ વસંત સિવિલ એન્જિનિયર એલડીના એ ઉકાઈ ડેમ પર હતા વીસ વરસ એમને પૂછ્યું એમને ખ્યાલ ઓછો હતો ઓછો ખ્યાલ કારણ કે પપ્પાજી કેટલા જૂના આગળ એટલે કેવર કરુણા પરમાત્મી અમને મળે તે થાવું સુખી મંદિર હો સૌ આત્મુખી અન્વય શ્રી સત સમૃદ્ધિ એટલે અમને જે મળે તે સુખ્યો થાય જેવા પરમાણુ આપણે દેહ મળે એવા પરમાણુ અસર આપણને બધાને એકબીજાને થયા કરે દિલથી એમની પાસે કશું ના હોય હોય પણ છતાં કેવળ દૂધની આખી બાદશાહી ચા હોય બધી એવી કુદરતી બાદશાહી આપણે બધાએ ચાખી છે હે પણ કોઈ કહે છે નથી પીતો એમને ચાખી બધાએ ચાખી હા બધાએ ચાખી અમને મળે મંદિર હો સૌ આત્મુખી એટલે આ શરીર જેવું શરીર મળ્યું છે ભગવાનનું અને ભગવાનનું મંદિર છે આખું એના પરથી તીર્થંકર ભગવંતો માટેની દેહરાસર દહેરાસર હમ દહેરાસર એટલે સજીવ દેહ સાથે જે પરમાત્મા છે એમના માટેનો અસ્થાનક દેહરાસર સમજાયું દેહરાસર આપણે પછી દેરાસર બોલી નાખીએ છીએ હ અને આપણને એવા મંદિર હો સૌ આત્મુખી એટલે આપણે સ્વભાવ સન્મુખ કરી દીધા આપણા શરીરે કરીને એવું એ શરીર મંદિર બની ગયું સુરેશજી જીતુજી મંદિર બની ગયું આપણે બધાનું એમાં આપણે આ શરીરથી શું હરકાવાનું પરંતુ આપણે અંતરથી આપણે જ આપણા અંદરના ભગવાનને નિહાળ્યા જાણ્યા માણ્યા અનુભવ્યા અને એ લક્ષ્યગત થઈ ગયા ભગવાન એટલે ભગવત સ્વરૂપ થઈ ગયા પરંતુ મંદિર જે છે આપણું આ એવું આપણે આપણી કમાણીથી લઈ આવેલા દાદા ભગવાને સમજાવ્યું કે અમને પૂછી પૂછીને કરેલી આ કમાણી નથી પૂછીને ને? દાદાને પૂછીને કરેલી કમાણી હોય તો તો વાત બહુ જુદી હોય આ પરમાણુની કમા કમાણી નહીં તો શરીર બને ને એનું હં દુકાન માળવી હોય તો દુકાન તો જોઈએ ને નાટક કરવું હોય તો જગ્યા તો જોઈએ ને બધું જ જોઈએ એના માટે ખેતર પણ જોઈએ એના માટે એને સંલગ્નનો કાળ પણ જોઈએ અને એના માટે નાટક અને નાટકનો રોલ ભજવી જવા માટેનો ભાવ પણ જોઈશે અને પોતે દ્રવ્ય સ્વરૂપે આવે નહીં તો બધું કેમ નાટક થશે થશે રસિકભાઈ થાય આ પૂતગલબાજીનું નાટક હં અને ભગવાન સાથે રહીને પાછું એટલે કહ્યું આત્મા એટલે આત્મા શું કહ્યું આત્મા તેને જ મંદિર કહેવાયા અને જીવતું મંદિર શું અને આમાં જ આપણને આખા ઘરના ઘરના ને જ્ઞાન મળેલું એવું બધાને જ્યાં જ્યાં બધું મળ્યું છે ઘર બહુ સુંદર થઈ ગયું ચંદુભાઈ ખરું કે નહીં તમને અનુભવ થયો ને પહેલાં આપણે શું હતા ને અત્યારે શું જીવીએ છીએ હે પેલા દંડનમાં બેઠા છે એમને ખબર પડી ગઈ ને તમારી પ્રતીક્ષાને હા ભાઈ આવવાની છે એવું સાંભળ્યું અમે સારું તો મંદિર હો સૌ આત્મુખી અન્વય શ્રી સત સમૃદ્ધિ શું કે છે એવું ભગવતપણું આપણું શું તેગવાનનું ભગવાનના સંપૂર્ણ ગુણો સાથેનું આપણું ભગવતપણું એ સ્વરૂપ આપણે થયા સમજાયું મીરો એ સ્વરૂપ આપણે થયા એટલે અન્વય કહ્યું અન્વય એટલે ભગવાન ને ભગવાનના ગુણો શું કહ્યું અને ગુણો ગુણી હોય ગુણો ગુણો ગુણ ને ગુણીનો સંબંધ ગુણી એટલે જે ગુણ જે હોય પ્રકારનો હોય એ પ્રકારે એનું પરિવર્તનશીલતા એ સતત રહ્યા જ કરતી હોય ભગવાન તારે તો ભગવાન ખીલે પ્રકાશ ખીલે આખો દિવ્ય પ્રકાશ અન્વય શ્રી સત સમૃદ્ધિ એટલે આપણા હાથમાં સત મળ્યું આપણે સત્પુરુષ થયા એ બહેન હોય તો પણ સત્પુરુષ અને ભાઈ હોય તો પણ સત્પુરુષ સત્પુરુષ થયા આપણે સત્પુરુષ એ શબ્દ દેહને લાગુ નથી પડતો એ આપણી ભગવત દશાને લાગુ પડે છે આત્મદશાને આત્મદશાને અને આત્મદશા શબ્દમાં આવી શકે એવી નથી કેવળ અનુભવી શકાય એવી વસ્તુ છે મૂળ વસ્તુ કેવળ અનુભવી શકાય અને આ અનુભવ બધાને ચાખ્યો થોડું બધા જ માણ્યો કેવળ કેવળ કેવળ સ્વરૂપ નથી થઈ શકે નહીં પણ કેવળ માણ્યો એટલે માણ્યો એટલે થવા જ થતો જતો જાય થતો જતો જાય અહીં આગળ દાદા ભગવાને આપણને આ આજ્ઞાની ગોઠવણી વ્યવહાર માટેની આપણને આપી સુંદર ગોઠવણી અને એમાં કયું કયા સાહિત્યકારનું સાહિત્ય સમાયેલું છે કહો મને કયા શાસ્ત્ર શાસ્ત્ર સમાયેલું છે કયા પંડિતની પંડિતાઈ સમાયેલી છે રસિકભાઈ કહો છે કશી સીધું સાધું એને આ કેવળદૂધની ચાનો કપ કયો શું કહ્યું હા એને બાદશાહી કહી તે આજ્ઞાધર્મ બાદશાહી છે મીનો શું હે બોલે છે તમને ખબર છે કે આ બાદશાહી નથી તાર સુ હતા આપડે પાવરફુલ છો જો ને પછી બે પાવરફુલ બીજા જોડે બેઠા છે તમારું પાવરફુલ છે જાય નથી એટલે આ સુંદર વ્યવહારની આપણી ગોઠવણી અંદરથી એટલે આપણું ઘાટને ગળામણ નકામું જતું હતું એ હવે આપણું અંદરનું ભગવાનના સાચું ધિરાસર સૂપી મંદિર થાય ધિરાસર શબ્દ તો ન વપરાય પરંતુ જેને અંદરથી કારણ કેવા જ્ઞાનનું સર્જન થતું જતું જતું હોય પૌદ્ગલિક તે પૂદગલ કેવો કેવા પ્રકારનું હોય બોલો ગોઠવણી કેવી હોય હોય ને બધી રીતની આ વાત છે અને એટલા માટે આ સુંદર એવી ગોઠવણી આપી કે જેમાં અણદિત તપને ઝેર જ પીધેલ ગોળી કાયા આત્મ સ્વરૂપવત એ દાદા ભગવાન માટે એમને લખ્યું કે આવી સુંદર ગોળી કંચન વર્ણિક કાયા કવિરાતને દેખાયું હશે રસિકભાઈ તારે લખ્યું હશે ને હે એ ગોળી નહીં ગાડી કાયા ગોળી નહીં ગાડી ગાડી એટલે કે અણદિત તપ ને ઝેર જ પીધેલ એટલે આખા જીવનમાં એમને બધા કુટુંબીઓ સંબંધીઓ હજુ નજીકના દૂરના બધા સાથે રહ્યા પણ એ રીતે રહ્યા કે કોઈને ખબર ના પડી કે અમારી સાથે છે શું કહ્યું કોઈને સમજાયું નહીં ના સમજાયું અડસઠ અઠાવનની સાલમાં જ્ઞાન પ્રગટ થાય છે અને બાસઠની સાલમાં રહ્યા કોઈને ખબર પડી આપણને અને અણસારે આવ્યો અણસાર આવ્યો આ તો બેને ભક્તિ હતી શ્રીમદની અમારા રણછોડભાઈ જાય ત્યાં એ પ્રમાણમાં પેલો અણસાર થોડો હતો બાબુજી પાસે બાકી અણસાર કોઈને નહીં વાતય નહીં એ તો ત્યારે એને અનુભવ પ્રમાણ કહેવાય છે રોહિત સમજો અનુભવ પ્રમાણ એને કહેવાય છે અનુભવ પ્રમાણમાં એક પરમાણુ જેટલી પણ શોમેનશીપ નથી હોતી શું કંઈ બોલો શોમેનશીપ જ્યાં જ્યાં હોય ત્યાં બધું સરકસ જ હોય દુનિયા ગોળમ ગોળ છે પેલા એટલે અણદીઠ તપ કોઈને છેલ્લા શ્વાસ સુધી તપમાં હતા આપણને અણસારો નથી આવ્યો વસંતભાઈ તમે આપણે કહીએ પાંચ વર્ષ સુધી અમેરિકા દાદા આવ્યા પરંતુ એ એમને પોતાનો આનંદનો જ લાણી કરી એમને પોતાના પરમ આનંદની બહુ સુંદર કર્યું ખબર નહીં પડી કોઈને છેલ્લા શ્વાસ સુધીભાઈ આગલી રાતે આખું એ થયું પણ અધવચે છે રાતની અધવચે પરંતુ એ જુઓ ને ખબર અને ઝેર જ પીધે એટલે એમને આ જગતને માટે જે ઝેર છે એ એમના માટે અમૃત થઈ પડ્યું શું થયું અને એનાથી એમનો દેહ આખો નિર્માણ થયો સુંદર કંચન વણી કાયા અને કવિરાજે બહુ બહુ વર્ણન કરી નાખ્યું છે એવી કાયા ગાળી ગાળી એટલે આખું જીવન એવું ગળાયું એમનું આત્મ સ્વરૂપવત એમની સ્વભાવ સન્મુખતા અનુભવ પ્રમાણવાળી એ ક્યારેય પણ કોઈ જગાએ આટલા બધા વ્યવહારમાં બધા જાતના વ્યવહારમાં આપણી સાથે રહ્યા છતાં પણ આપણે બધા વિમુખ જ્યાં ભાગોમાં આવીએ ત્યાં આગળ આપણને કરી દીધા શું કહ્યું સન્મુખતાનો એમની હાજરીમાં તત્કળ અનુભવ બધાને આવ્યો પણ કહે કે દાદા પછી જઈએ છે ને તો અમને બધું આવું થઈ જાય છે તો કે એ તો બરાબર છે જ્ઞાની પુરુષ હાજર હોય પરમાત્મા સ્વયં હાજર હોય દેહ દેહ સાથે ત્યારે એ માયાબહેન એમનો બહુ જ વિનય એમનો સદવિવેક રાખે અને વિનય પરમ વિનય રાખે માયાબહેન જેવી માયા બોલો નહીં તો માયા વિનય રાખે છે માયા માયા વિનય રાખે છે આપણી આ માયા સમજે નહીં આ તરુબેન પૂછી જોઈએ ને ના સમજી વિનય રાખે આપણો અરે વિશ્વ અવસ્થે સસ્પૃહ નિષ મરમિલ આત્મી કીધી સબખટ એટલે આવા એમના જીવનની અવસ્થાઓમાં એટલે કે વિશ્વમાં રહીને વિશ્વની બહાર વિશ્વ અવસ્થિત એટલે વિશ્વ તો અવસ્થા અવસ્થાને આધીન છે પરંતુ એ કોઈ અવસ્થામાં અવસ્થિત થયા નથી અને એટલા માટે સસ્પૃહ નિષ્પૃહ કહ્યું વિશ્વમાં વિશ્વની રીતે રહ્યા ત્યાં એમની નિષ્પૃહતા હતી પણ નિષ્ફહતા એકાંતિક હોય શકે જ નહીં જ્ઞાની પુરુષને નહીં તો એ જ્ઞાની ન કહેવાય અને વિશ્વને વિશ્વના સ્વભાવથી વિશ્વ જેવી તો એને લાગે જ કે આ કેવા સસ્પૃહ છે કેવા છે અને સ્પૃહા તો નામે ના હોય અંદર ના હોય મરમિલ આત્મી કેવા મરમિલ એટલે અર્કિલ અર્કવાળા આ અર્થ આ ખાસ આત્મ સ્વભાવનો પૂરેપૂરો અર્થ જેમની પાસે આવી ગયો હોય મર્મ સ્વરૂપે જો બધો કમ્પ્લીટ અને સ્ટેબિલાઇઝ અનુભવ પ્રમાણથી પાક્કો થઈ ગયેલો હોય તારે એને મર્મેલ કહેવાય જે આખું વિશ્વ એને બહુ માથા કરે છે મર્મને ભેદવા માટે મર્મ કોઈને ના મળે આટલો બધો વૈષ્ણવ સમાજ મોટો છે અને કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાનના કહેલા બધા ગીતાના વચનો અને એમનો બધો બોધ તે બહુ જ સમજવા પ્રયત્ન કરે છે એના માટે કેટલું બધું પોતાને સમજાયું એવું લખે છે પાર વગરનું લખાયું છે એમના માટે પણ એમનો મર્મ કોઈને ના પકડાયો એ દાદા ભગવાનમાં આજે ખુલ્લે ખુલ્લો થયો ત્રેસઠ સલાકા પુરુષનો આખો મર્મ એમનામાં ખુલ્લો થયો રસિકભાઈ શું કહ્યું એટલે પાછું મારે કહેવું પડશે પુરુષો કોણ એટલે આપણે તીર્થંકર ભગવાન તો એ ચોવીસ ત્યાં આગળ ચોવીસ આખું વિશ્વ હમ તીર્થંકર ભગવાન ના હોય એવા તે વખતે બધી વ્યવહાર સામાજિક વ્યવસ્થા સાચવણી માટેના એક જ સૂત્રધાર હોય કે જેમાં જેમની હાજરીને કારણે વાદને વિવાદ ના થાય છતાં માણસનો સ્વભાવ છે ભરત જેવા ચક્રવર્તી પહેલાં થયા પરંતુ એમાં પણ આ વિવાદમાં વિવાદ તો નહીં પણ એને આવું થયું કે સોનો મોટા આટલો મોટા રાજા વેગ અને આટલો અને એને આપણે મોટો ભગવાનનો ભગવાન સ્વરૂપ રહે એવું કેમ કહી શકો તમે હમ તો એમના કને વાત આવી વાત તો આવે છે હંમેશા કારણ કે આખું વિશ્વ શું છે આ વાતો એટલે બોલવાની વાણીનો મહાસાગર છે જબરજસ્ત જબરજસ્ત શું લાગે છે મિનરબેન વાણી છે અને જો વાણી ના હોય તો કેટલો શાંત હોય મહાસાગર કહેવાય છે બધાને ખબર કલ્પના કરી શકે છે બધા સમજી શકે છે હ તો મને બધા ના પાડે છે વાણી જ આપણે ના હોય તો ગમે હે ના ગમે કોઈને ના ગમે જીવવું કેમ થઈ પડે સમસ્યા થઈ પડે એવી વાણીની હાજરીમાં આપણને દાદાએ જીવતા કર્યા હં વાણી ચાલતી હોય પણ આપણે બોલીએ નહીં બોલો કેવું કર્યું એમને કામ મોટું હં અને પોતે જગતને જે ઝેરરૂપ લાગે છે તે પોતે ગટકટ આવી ગયા અને જગતને સુખ આપ્યું એટલે જે એમને મળ્યા એમને સુખ જ આપ્યું અને મર્મિલ આત્મી અને એવું આત્માનું મર્મ સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ જે બહુ કોઈના માટે ગુહ્યમ ગુહ્ય છે પદ અને તે શુદ્ધ આત્માનું પદ ગુયમ ગુહ્ય એવા એવી રીતે જીવેલા કીધી સપ ખટપટ એટલે આપણે દરેક દાદાની પાસે આવ્યા દાદાની સાથે પ્રસંગ પડ્યો અગર તો આજે ના હોય એમને પણ સમજાય દાદા જે રીતે હોય તે એ સદે હતા ત્યારે સદે એમનો ખટપટયો સ્વભાવ શું કહ્યું ખટપટ્યો સ્વભાવ એટલે નિર્દોષ કરવા વાળો સ્વભાવ જેથી વિશ્વમાં જીવતો જીવ એને બધી રીતે એમને પરખાઈ જાય અને એમને એક પરખાઈ જાય પછી પેલા એમ જ લાગે કે હું જ છે બહુ ખટપટા તે એમની ખટપટ એ કરીને આપણે એમની સમક્ષ આવી શક્યા નહીં તો આપણે એમની સન્મુખને સમક્ષ કોઈ આવી શકે એવા નહોતા તમારે ડૉક્ટર સાહેબ કહે છે કે મને આ બધું હતું આમ જે ખરું પણ એમાં ખટપટ થોડી ખરી એ ખટપટ આપણને સમજાય નહીં આપણે દેશ દેહના લક્ષણોથી સમજવા જઈએ એવું જ વાત છે આ વિચારી આજે બધું શું તમે સમજી શકો છો આજે બધું એક અવસ્થા મિનિશાનજી શું કહો છો આપ સાચું કોને તમાર નવસારી નવસારીનો અનુભવ બોલો ને જો નવસારીમાં તોફાની બારકસ તો નહોતા ને એક નંબરના લે હવે પણ દાદાએ ઓળખી દે આવો મને કામ લાગશે બધો ખરો તો બરાબર હવે ભરત તો બ્રાહ્મણ ના ખટપટ્યો છે તો સ્વર ની કિંમત શ્રાવક છે તો શ્રવણ નું તીરથ સેવ્ય છે તો સેવક ને ખિદમત ક્ષાયક સંકિત પોઝિટિવિટી વન ધ આ આખું વિજ્ઞાન આપણને આપ્યું એમને પોતે જીવીને જીવના જીવતા દાખલા સ્વરૂપે અને જ્યાં જ્યાં આપણે જે બધા મળ્યા આપણે એમને આપણે પૂરછા કરી અને આપણે સમજવા વિજ્ઞાન સમજવા માટે બધા પ્રયત્નો કર્યા અને આપણને જે મળ્યું ફળ્યું એમાં કહે છે હં એટલે એમની વાણી એમની વાણીની કિંમત વ્યંજન છે તો સ્વરની કિંમત હવે સાક્ષર તો હતા નહીં સાહિત્યકાર તો હતા નહીં શાસ્ત્ર જ્ઞાની તો હતા નહીં પરંતુ ચરોતરિયા તરપદી ભાષાવાળા તરપદી ભાષાનું શાસ્ત્ર જ્ઞાન બહુ મોટું અને એમને શીખ્યા હતા ગ્રામર શીખ્યા તો શીખ્યા હતા એ કુદરતી આવેલું એમની પાસે બાળપણથી કેવી રીતે તો કે નિરીક્ષણ શક્તિથી નિરીક્ષણ બાળપણથી જોયા કરે જ્યાં અને સમજ્યા જ કરે અને એમને કુદરતી એવું સુંદર લઈને એટલે આગળનો બધો અનુસાર એટલે કે આગળનો હિસાબ બધો એ હિસાબ કન્ટિન્યુ લિંક જોડાઈ ગઈ લો એ લિંક આખી આવી એમની એટલે થોડા વખત માટે લિંક આમ તો અમે ગઈ નથી પરંતુ અહીંયા આ લિંક એવા સ્વરૂપે આવે કે આ બધા રઘવાયા અને બેબાકડા થઈને બધા ફરે છે અને બિચારાપણે જીવે છે બધા એમનું આ બિચારાપણું બેબાકરાપણું બધું કાઢ્યા નીકળી જાય અમારા નિમિત્તે અને તે પાછું કેવી રીતે અમે કશી કરવાની સંજ્ઞાથી ના કાઢીએ કરવાની સંજ્ઞાથી બધા કાઢવા ગયા તે ના થઈ શક ના થઈ શક્યું એમ બોરી શકાય નહીં આપણાથી પરંતુ એ કયા પ્રમાણે કરનારા નતા એવા મળે નહીં નિમિત્ત લાવો ક્યાંથી તમે જ્ઞાની પુરુષનું વચન અને એ પ્રમાણે કરીએ એવું લાવો ક્યાંથી તમે આ તો શાસ્ત્રમાં અને વ્યવહારમાં બધામાં આપણે સમાજમાં પ્રમાણ છે કે સંત પુરુષો ડાયા પુરુષો જ્ઞાની પુરુષો કહે તેટલું કરવું પણ એ કરે તેવું ના કરવું અને છતાં આપણે અનાદિથી ટેવાયેલા આવેલા આપણે એ બધી રીતે આપણે જોઈએ તો ના દાદાનું જીવન છે આખું વિતરાગી જીવન એ વિતરાગી જીવન એમની વિતરાગતા આપણને આપણી નજરમાં નજરાય એવી રીતે જીવાતા જઈએ આપણે જીવતું જઈએ આપણાથી જીવાતા જીવાય ત્યારે આપણને એમની ચર્યા વિતરાગચર્યા થોડી ઝાંખી થાય એમ એમ થાય એ નથી પરંતુ દાદા જાણે કે આટલી બધી સૂક્ષ્મતામાં કોઈ જઈ ના શકે એટલે એમને પોતે પ્રેમની મૂર્તિ જ બની ગયા આખીને પ્રેમની સચોડ મૂર્તિ આખી પ્રેમની સજીવન પ્રતિમા બની ગયા આખા હવે શરીરનો સ્વભાવ તો મૂર્તિ જ છે પણ પોતે અંદરનું જીવનય એવું સમૂર્ સ્વરૂપ થયું અને એના કારણે આપણે બધાને દાદા આ વસ્તુ પણ આજે બધાને ખુલે છે દર્શન ખુલે છે એનાથી સમજણ ધીમે ધીમે પડતી જતી જાય છે જે પડે પછી એનાથી આગળ વધાય છે બધાને અનુભવ તો દરેકને થાય ના થાય બની શકે જ નહીં અનુભવ પ્રાપ્ત થયા પછી કેવી રીતે અનુભવ ના થાય પોતાના જીવનમાં બધી રીતે શું એટલે મહાત્માઓ માટે પણ દાદાએ કહ્યું ખાસ કે તમે અનુભવને અનુભવના પ્રમાણો ગમે તે વાણી નીકળશે એનો સવાલ નથી પણ અનુભવ નીકળશે ને તો કોઈને અંદર એકબીજાને તમે આદાન પ્રદાન એનું કરી શકશો અનુભવ એટલો હ એના સિવાય ક્યારેય પણ હું સમજુ છું ને હું સમજો છું ને મને આ વાણી છે મારી સમજેલી એવું એવું રહેવું ના ઘટે અંતરમાં મને હું સમજું છું એવું બહુ રહેવું એને એ રીતે યોગ્ય નથી એટલા માટે ડાયા પુરુષોએ બહુ જ કહ્યું કે હું કંઈ જ જાણતો નથી એને બધા જ્ઞાનોના પ્રકારમાં મહાન જ્ઞાન કહ્યું હવે અબૂધ દાદાનું અભૂતપદ એ અદભુત પર જો આપણને જેમ જેમ સમજણમાં પકડાય તેમ તેમ આપણે આપણી પોતાની મનમાં આપણી કમાણીવાળી બુદ્ધિ પ્રભાવ એ બુદ્ધિના પ્રભાવથી આપણે મુક્ત થઈએ એટલો પ્રભાવ પડી શકશે નહીં આપણા પર એ આખું પ્રજ્ઞાનું તીક્ષ્ણપણું છીએ એટલે પ્રજ્ઞાનું તીક્ષ્ણપણું જેમ જેમ થતું જતું જાય એટલે કે જાગૃતિ જાગૃતિ સાથે સજાગતા એ આપણે આ દેહમાં અને દેહના વ્યવહારોમાં હઈએ સજાગતા હોય તેવી રીતે એ આપણને પણ આ જ પ્રમાણે આપણી વાણીમાં અનુભવ વાણી જેને જેવી તો હોય એને નીકળે પણ અનુભવ નીકળે એ વ્યંજન છે ત્યાં સ્વરની કિંમત છે એટલે અનુભવ પ્રમાણ વ્યંજન હોય વાણીમાં ત્યારે સ્વરની કિંમત આવે અને શ્રાવક છે તો શ્રમણ નું તીરથ એટલે હું જ મારો શ્રાવક થઈ શકું શું કહ્યું અંદર ભગવાનની વાણીનો શ્રુત નો હું સુનનારોનારો એટલે જ આપણને આપણના શુદ્ધાત્મા પદથી પ્રજ્ઞાશક્તિએ કરીને આપણને આપણો જ વ્યવહાર એ બોધ પરિણામોને પામ્યા કરે સમજાયું પોતે જ પોતાથી બોધિત થાય બોધ શબ્દ ઘણો મોટો છે બોધ શબ્દ એ યુનિલેટરલ શબ્દ છે આ ડ્યુઅલ દુનિયામાં દ્વંદ્વભાષી દુનિયામાં જો ઇન્યુલેટર શબ્દ બોધ છે પરંતુ ભગવાનની હાજરી છે બધા દરેકમાં જ્યાં જુઓ ત્યાં એના કારણે બોધ શબ્દ સમાજ વ્યવસ્થામાં પણ આવી જાય છે વ્યવહારમાં પણ વ્યવહારમાં જે ધર્મોના પ્રમાણો બધે ચાલી રહ્યા છે ત્યાં પણ અને વિતરાગ માર્ગમાં એમાં પણ છે વિતરાગ માર્ગનો છેલ્લામાં છેલ્લો બોધ પોતે પોતાથી બોધ પામ્યા કરીએ પરિસ્થિતિ બની શકે નહીં કોઈ દિવસે કોઈ દિવસે નહીં બની શકે સમજાયું અને આપણે બધાને અનુભૂત કઈને કોઈ રીત પર થયા જ કર્યા તો શ્રાવક છે તો શ્રમણ નું તીર્થ શ્રવણ એટલે આજ્ઞાધર્મથી મથનારો શું કહ્યું ફાઇલો સંભવ નિકાલ ના કરવા દે મજબૂત આવે છતાંય એની જોડે મથામણ કર્યા કરીએ આપણે સમજણ ના પડતી હોય તો સમજવા માટે મથામણ કરી કરીએ આપણે જ આપણને સમજવા માટે હા શ્રમણ એને કહેવાય છે શ્રમણ એટલે શ્રમ કરનારો નહી શું કહ્યું પણ શ્રમ વગરનો શ્રમ કરનારો એને શ્રમણ કહેવાય હા અને આ સાધુ જીવનને લાગુ પડે છે અને સંસારીને પણ એટલું જ લાગવું પડે છે ફક્ત બેના પર્યાયોમાં ભેદ છે પર્યાયોમાં અવસ્થાઓમાં ભેદ બીજું કશું નથી બાકી એ શ્રવણતા બંને એક છે એટલે ખાસ કરીને શ્રવણ શબ્દ બુદ્ધ માર્ગમાં વધારે વપરાતો એ બૌદ્ધના બુદ્ધ ભગવાનના અનિંદ એમાં શ્રવણ પણ પછી એ બુદ્ધ ભગવાનથી જાતે સ્વયં પોતે મારી ભગવાનના સમયના બધા જે સંયમધારીઓ હતા એમના માટે કહ્યું કે આ ઉત્તમ શ્રમણો છે આપણું તો આપ શ્રમણ કરો છો બધું શ્રમણ કહેવાઓ છો પણ ખરા શ્રવણ અહીંયા છે આ કહેવાયું છે એમનાથી મા ભગવાનથી હવે એ લેવલે પહોંચેલા અને આ તો એ તો એકબીજાની ઓળખાણ પડે ને હમ અમુક પ્રકાર સુધી તો જાય જ શ્રાવક છે તો શ્રમણનું તીરથ શ્રવણનો તીરથ એટલે પોતે જ પોતાનું જીવન તીરથ સ્વરૂપ થઈ પડે શું કહ્યું એટલે શ્રાવકને સંસારમાં છે છતાં પણ એનું આ શ્રવણ દશાએ જીવવાનું આજ્ઞા ધર્મ અને આજ્ઞાય તપ એમાં એનું એ જીવન જ તીરથ સ્વરૂપ થઈ પડે છે તીરથ શબ્દ બહુ મોટો છે તીરથ શબ્દ તો ફક્ત કેવળ તીર્થંકર ભગવંતો માટે વપરાય છે અને વ્યવહારમાં આપણા બધા ત્રેસઠ સલાકા પુરુષોમાં વાસુદેવ નારાયણ અને પ્રતુવાસુદેવ વપરાતો નથી એવું નથી કારણ કે એના પણ પૂજક પૂજનારાઓ છે બધા બધા છે આજે આપણે આ જાણે માઇનોરિટીઓ એ પ્રકારમાં એની સમજણવાગરું આવી ગયું પ્રતિષ્ઠે વાસુનું એટલે કે રાવણ સ્વરૂપનું રાવણ સ્વરૂપનું હ જેટલું કૃષ્ણ ભગવાન સમય નાતા એટલું નથી જાણકારીમાં બધાને એના કરતાં રાવણનું વધારે પ્રખ્યાત એવું પામ્યા એ રામાયણ મારે બધી રીતે હોય એ તો બધાનું હોય અને પુણ્યાનુબંધ પુણ્ય દેહ જે પોતાની પોઝિટિવ કમાણીઓ છે જીવનની અને એનું ભાથું બાંધે છે બધા પરમાણુઓથી એ બધું જ પુણ્યરૂપી ભાથું છે પરંતુ પુણ્ય પડછાયા વાળું હોય છે એટલા કારણે દ્વંદ્વનો ગુણ છે પુણ્ય અને એ દ્વંદ્વના ગુણથી બહાર નીકળે એવું પુણ્યનું બનતી પુણ્ય એવું દ્રષ્ટાંત સ્વરૂપે આ કાળની અર્ધકાળની એવી અવસર્પીણી કારમાં અવસર્પીણી કારમાં અવ એટલે ઉતરતા સુખનું બધું પ્રમાણ સરકતું જતું જાય ઓછું થતું જતું જાય અવસરપિણિકાર એમાં ત્રણ ત્રણ ચક્રવર્તીઓ તીર્થંકર પદ પામે છે ત્રણ ત્રણ એક જ ભાવમાં બે ત્રસઠ સલાગન પુરુષોના બે ભાવ એમના આવે છે એક ભાવમાં એવું પુણ્ય એ ચક્રવર્તીઓનું અને બીજા ચક્રવર્તી થયા જ છે બધા હમ એટલે બધી પ્રકાર હોય તો પણ એ પુણ્યાનુબંધ પુણ્યમાં એ પોતે કેમનું છે દશા એના પર આધાર રાખે છે દાખલા તરીકે છેલ્લા ચક્રવર્તી હતા એમને પુણ્યાનુબંધ ચક્રવર્તી બધું જ મળ્યું પરંતુ નેગેટિવિટી પ્રકાર બહુ ભારે બધાને માન્ય પણ પોતે પોતે નેગેટિવ પ્રમાણે અને એમને જોયું તો સાતમી સિદ્ધિ જ ચક્રવર્તી જનરલી સામાન્યપણે ના હોય આવું બધું થાય છે આ તો સાધારણ કર્મની રમત કહી તમને આ માનવદેહની કર્મની રમત આપણે કહીએ એની બહુ જરૂર નથી પણ આપણે આ શ્રાવક તો શ્રવણનું તીરથ એ સંદર્ભમાં હું આપને વાત કરું છું આપણે બધાને મહાત્માઓને અને સેવ્ય છે તો સેવકને ખિદમત એટલે આપણું શુદ્ધાત્માનું સેવ્યપદ આપણું વિતરાકતાનું આપણું સેવ્ય પદ આપણા માટે એ આ ફાઇલે કરીને ફાઇલ બધા જ પ્રકારે મનથી કે વાંચાથી કે કાયાથી શું બધા જ પ્રકારે કેવળ ખર્ચાઈ જવા માટે અન્ય જીવ અન્ય જીવનો માટે એમાં મનુષ્યો તો પહેલાં જ હોય પહેલાં પહેલાં તો બીજા જીવો જોડે જીવી શકાશે આપણાથી નહીં તો ના જીવાય એટલે આવી રીતે એ સેવક ભાવે આખું જીવન જાય ત્યાં આગળ આ આજ્ઞા ધર્મ સંભાવનો નિકાલ એવો મજાનો થાય પણ એ આપણા સમજવામાં એવું ફિટ થઈ ગયેલું હોય કે આપણી હરેક ક્રિયા કોઈ સામાન્ય દેખાય ના દેખાય વસ્તુ જુદી રહી પણ સેવક ભાવે કે આપી છૂટવું છે આપવાની ક્રિયાથી નહીં અનુભવના પ્રમાણથી સમજાયું ને અને અનુભવ એને જ કહેવાય કે જે આપવા લેવાની ક્રિયામાં નથી હોતો એનાથી પર હોય છે ત્યારે જ અનુભવનું પ્રમાણ અને આપણા બધાને આપણા જીવનમાં દરેકને આપણા પ્રમાણમાં અવશે જે પ્રકૃતિ ફાઇલ મળી છે એનામાં થયા જ કરે સમજાયું સેવ્ય છે તો સેવકને ખિદમત ખિદ્મત શબ્દ બહુ મોટો છે હું એ ખુદાને લાગવું પડે છે શું ખુદાઈ ખિદ્મત સમજાયું ને એટલે દાદા એનું આ એમની બધા સેવા કરીએ એ સેવા સ્વીકારતા નથી પરંતુ એ વિતરાગ એટલે એમને સ્પર્શ કરીને સેવા કરનારી પાસે જ પાછી જાય અને એમનું જે સેવ્ય પદ છે એ ગુપ્ત અને ગુપ્ત જ રહ્યા કરે આપણે નહીં સમજી શકીએ સેવ્ય પદ ગુપ્ત જ રહે અને આ આજ્ઞાધર્મ આ પ્રમાણે જ આપ્યો છે આ પ્રમાણથી આપણને કે તમે તમારું શુદ્ધાત્મા પદ આજે પ્રજ્ઞા રશાએ કરીને પણ ગુપ્તતાએ કરીને આ વ્યવહારથી તમે બધા વ્યવહાર જીવનમાં જીવી જાઓ તમારી જે કોઈ પણ પરિચયમાં આવે મહાત્મા આવે હોય મહાત્મા જ હોય તે કોઈ પણ આવી શકે એ રીતે જીવી જાઓ કારણ કે જે કોઈ આવશે તે કોઈ આવવાનું જ નથી એ તમે જ તમે આવવાનો છો તમારી આગળ તો તમે તમારું નાટક સમજી લો નાટકની ભૂમિકા સમજી લો તારી પેલી બેબી આવી તને લાગ્યું કે મારી બેબી રમાડ્યા કરું તું પણ તને એ ખબર નથી તું તને રમાડ્યા કરું છું હા એટલે હં સમજણમાં હં એના કર્મથી આવી છે તમે તમારા કર્મથી પણ આ એટલે આપણા બધાને સ્વરૂપની રમણતા સ્વરૂપની રમણતા એ જેમ જેમ આપણને આપણા જીવનમાં પાકી થતી જતી જાય સ્ટેબલ સ્થિર થતી જતી જાય તેમ આ બધો આનંદ અને ત્યારે ક્ષાયક સમકીત પોઝિટિવિટીવંત અને ત્યારે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ નિશંકપણે આપણને પ્રાપ્ત થયું કોઈ મહાત્માને અપવાદ સ્વરૂપે પણ આમાં શંકા હોય જ નહીં પરમાણુ જેટલી પણ એ તો હકીકત છે દરેક પોતપોતાની અંદર ઝાંખી લે મહાત્મા એકબીજા બધા સમજી શકીએ પરંતુ એ નિશંગતા પ્રાપ્ત થઈ છે તે આપણો શરીર ને શરીરનો વ્યવહાર આપણને એવા નિશંગપણા સ્થિતિમાં સરખી રીતે રહેવા નથી દેતો એવું અત્યારે છે ઘરે જઈને પૂછી જોશું કે અને તું કહું છું મને તો રહેવાય છે હ એટલે આ કહું એટલે સમજી લેવાનું કે આપણે બધાની એક જ કહાની કોઈની જુદી નહીં એ તો આપતા પુત્રો ફાઈ ગયા કંઈ પણ આપણે નથી ફાયા નાખ્યા બધા હ ફાઈ ગયા ને આપતો પુત્રો હશે નથી કહે ફાઈ ગયા છે પાક્કા એટલે ફાઈ ગયા છે ખરા પણ કાચા ભાગના જાણીએ છીએ કે કાચો ભાગ છે બસ એટલું જ નહીં બાકી ફાઈ તો ગયા છીએ હા ના પણ ફાઇ તો ગયા છીએ કે નહીં પણ ફાઈ તો ગયેલા ને ફાયા ના હોય તો કંઈથી કરો એટલે કે શાયક સમકીત પોઝિટિવિટી વંત એટલે આપણો બધો વ્યવહાર આપણને આપણા કર્મના ઉદયોને કારણે નેગેટિવિટીવાળા પૂદગરના પરમાણુઓ જે છે એની નેગેટિવિટી હજુ આખી સમ સહજ નથી થઈ ગઈ નીકળી નથી ગઈ એટલી કે જેની અસર જ ના હોય આપણને પછી ધીમે ધીમે તો વર્તનમાં વ્યવહારમાં બધી આવે જ ઓટોમેટિકલી એટલે આપણે બધી જ રીતે મન વાચાનો વ્યવહાર શું કે વ્યવહારનું વર્તન શું બધામાં આપણને આ પોઝિટિવિટી રોજ બધું દેખાયા કરે અને રહ્યા કરે જીવાયા કરે આપણને એટલે પોઝિટિવિટી વંત કહ્યું સમજાયું અરસ છે જ્ઞાન જ પર્યાય અભેદકતા ગુણ ગુણી સંગમ જશ દે નિમિતને નિર્મર દ્રષ્ટા સત્પથ કંડરક મુક્ત અવિકલ્પ વિકલ્પ એટલે આ અરસપરસતાનો માનવ આપણો બધો વ્યવહાર જ્ઞાન પછીનો અને તેમાં જ્યાં નજર બધી માણીએ ત્યાં આપણને આપણે જ્ઞાઓના જ્ઞાતા છીએ એ પ્રમાણે બધા વ્યવહારોમાં જેવો વ્યવહાર જે વખતે જે ઉપયોગ હોય એનો તે પ્રકારથી આપણને આ જ્ઞાન જ પર્યાય છે તો રહ્યા જ કરે પરંતુ આ જ્ઞાનનો પર્યાય છે એ પૂરેપૂરી સમજ હજુ વિકસિત થઈ નથી ત્યાં સુધી એ સમજણના ભાગમાં આપણે આજ્ઞાધર્મથી મથ્યા કરીએ છીએ એ જ્ઞાન જ પર્યાય અરસપરસના વ્યવહારમાં મહાત્માઓ સાથે હોય કે મહાત્માઓની બહાર હોય બધા એકબીજાને ગમે ત્યાં અને અભેદ એકતા એટલે આપણને વ્યવહારમાં ધીમે ધીમે આપણને સમજાતું જાય કે જ્યાં જ્યાં નજર મૂકીએ આપણે બધા ત્યાં આપણા વ્યવહારમાં જે બધું આવ્યું છે આપણા પરમાણુઓમાં અરસપરના ઋણાનું પણ સંબંધોથી ફાઇલ સ્વરૂપના સંબંધોથી એ બધામાં ધીમે ધીમે ફાઇલનો સંબંધ સમ્યક થતો જતો જાય શું કહ્યું દરેકને માટે આપણે બીજાને માટે સમ્યક કોઈ કરી શકીએ કશું નહીં પોતે સમ્યક થઈએ આપણે શું કહે છે નિર્મળ દ્રષ્ટા સતપથ એટલે આત્મસન્મુખી પથ જે મુક્તિનો પથ છે આપણો મુખ મોક્ષ માર્ગ છે એ કંડારા કંડારા તો જ જાય છે આપણને નિરંતર અને વ્યવહારમાં આ લોકોને હાઈવો હાઈવેને કંડારવા પડે બધા હાઈવે બહુ જરૂર પડે માણસોને નહીં બધા ખ્યાલ આવે આ તો મોક્ષ માર્ગ મૂળ માર્ગ અને મુક્ત વિકલ્પક એટલે હવે મારું હું પણ હું પણ આમાંથી ચલિત ન થાય શું કહ્યું અને એવા મારા અચ્યુત સ્વરૂપે ક્યારેય પણ ચલિત ના થઈ શકે આ ચલિતવાળા બધા વ્યવહારોમાં અને તે પોતાના શરીરે પોતકાળના પૂતગલથી લાગેલા શરીરમાં એવી રીતે કે ક્યાંય એ હું ખોવાઈ હું ખોવાઈ ના જઉં એવું ખોયા વગરનું એવું અકલ્પક કલ્પક એટલે ખોવાઈ લો શું કહ્યું હં એટલે વિભાવિક થઈ ગઈ લો એટલે વિકલ્પના શબ્દના એના કોન્ટેક્સમાં એનો સામેનો શબ્દ છે આ અકલ્પક એટલે શુદ્ધ આત્મા તો હજુ આગળ લેવું છે નેક્સ્ટ ટાઈમ હાચે હાચું તો હવે આપણે આપણે કવિ આ જુનિયર એમને માણીએ અને યોગેશ આવ્યા છે બિહાર બધા પાપ તો પુત્ર ખુશ થાય ચાલો ભાઈ તમે રાખજો આને આટલું હા કારણ કે આગળ છંછેડવાની બધી વાત છે પછી મજાથી કરીશું જરા ચાલો આ સુરેશભાઈની ભાવના હતી રસિકભાઈ કે આ પદ છે ને કવિરા તો બહુ મજાનું છે કુદરતે દીધેલ મેં બાદશાહી તો કે છે આ લાંબુ થોડું છે પણ બે ત્રણ સત્સંગમાં ટુકડે કરીને જ સત્સંગ થાય સારું કહેવાય કુદરતી અમને એક શબ્દ કાનો માત્ર રસ દીર્ઘય કશું ગોઠવવું નથી પડતું તેજ સર્યા કરે છે સર્યા કરે શું અને અમારું પ્રમાણ છે એ પ્રમાણનું કારણ કે શરીર શીખવાડ્યું અમને અને શરીર તો બધા સંબંધોમાં હોય એમાંથી આ જ પદનો જય સચિદાનંદ મહાત્માઓ આપણે જન્મ જયંતિ જન્મ મહોત્સવ વખતે સુરેશભાઈએ વાત કરી હતી કે દાદાજીનો આ વખતનો યુએસએનો પચાસ દિવસનો સો કલાકનો અદ્ભુત સત્સંગ એનો આખો જ ડીવીડી સેટ તૈયાર થઈને આવી ગયો છે અને ખૂબ સબસિડાઈઝ રેટમાં ફક્ત પંદરસો રૂપિયામાં એક ડીવીડીના ફક્ત ત્રીસ રૂપિયાની કોઈ કિંમત અમૂલ્યની કિંમત જ નથી અહીંથી મળશે માટે આ સત્સંગ પૂરો થયા પછી જેમને ભાવના હોય સુરેશભાઈ પાસેથી અથવા જીતુભાઈ પાસેથી મેળવી લેવા વિનંતી છે સુરેશભાઈ ખાસ લખે છે કે અમેરિકા દેહથી ના ગયા હોય તોય અમેરિકામાં છીએ એવો અનુભવ થશે જય સચિદાન હા એવું એવો અનુભવ થાય એવો ટીવીમાં મૂકીને દરેક સિટીમાં દાદાજી જ્યાં જ્યાં પણ ગયા હતા અને સત્સંગ કર્યો હતો તે સિટી અને આજુબાજુના વિસ્તારના ફોટોઝ અને વિડીયો પણ બતાડ્યા છે ખાસ બધા જ સત્સંગ વિડીયો મેળવી લેવો આજે ફક્ત પચાસ સેટ અહીં છે પચાસ સિવાય જે હશે તો પછી પૂરા પાડશે જય સચિદાનિદાન જાતક ને મેની પ્રીત પુરાતન જાતક ને મેગની પ્રીત પુરાતન મારો ને પ્રભુ જિનો નોસ્ હંસનાતન મારો પ્રભુ જિનો નોસ્ હંસનાતન જાતક ને મેઘની પ્રીત પુરાતન જાતકને મેઘની પ્રીત પુરાતન ने प्रभु जिनों स्नेह सनातन भूल प्रभु जी नो सनातन फूल ने सुगंध कदी छूटा पड़े नहीं फूल ने सुगंध कदी छूटा पड़े नही फूल ने सुगंध कदी छूटा पड़े नहीं फूल ने सुगंध कभी छूटा पड़े नहीं दड़ी न संग जुदा जड़े नहीं वादर न संग जुदा, जुदा नहीं राजुल ने मजूदा तोये बेवे कमन राजुल ने मौजूदा तोये बे कमन मारो ने प्रभु जी नो તતન મારો પ્રભુ સાતન જાતક ને મેગની પ્રીત પુરાતન જાતક ને મેગની પ્રીત પુરાતન મારો ને પ્રભુ ચિનો સનાતન મારો પ્રભુ yara sanatan હા પામવા દિન ભર બ્રામર ફરે પામવાર લલિન પામવા દિન ભર બ્રહ્મર ફરે લલિન વેદ પામવા દિન ભર બ્રહ્મર ફરે સાંજ થતા માહી ડૂબી પ્રાણ ને પણ વિસરે સાંજ થતા डूबी प्राण ने पी सरे सांज थता मही प्राण ने पण वि સાજ થતા પ્રાણ પ્રસરી આયુષવંત બને શુદ્ધ પ્રીત કારણ આયુષ્યંત બને શુદ્ધ પ્રીતકારણ આયુષવંત બને શુદ્ધ પ્રીત કારણ આયુષ બને शुभ प्रीतार हारों ने प्रभु जी स्नेह सनातन मारो ने प्रभु चिन्हो स्ने सनातन जातक ने में गनी प्रीत पुरातन जातक ने मै गनी प्रीत पुरातन मारो ने प्रभु चिन्हों सेने सनातन ુ જ સલાતન नड़ू वर तन नेवाणी सरगम सुहागे मनड़ू वर्तनवाणी सरगम सुहागे मनड़ू वर्तन नेवाणी सरगम सुहागी मनड़ू वर्तनवाणी સરગમ સુહી પામીસ કેસુ મોક્ષ અભિલાશે પામી સ કેસુ મોક્ષ અભિલાસી પામીસ કેસુમક્ષ અભિલાશે પામી સકેશ છાસી આર વિષ કરે નવનીત શ્રવણ પાર વિષ કરે નવનીત શ્રવણ આર વિશ્વ કરે નવનીત શ્રવણ પાર વિષ કરે નવનીત શ્રવણ ના પ્રભુ જિનો સ્નેહ હસનાતન મારો પ્રભુ જિ નો સ્નેહ હસનાતન જાતક ને મેઘની પ્રીત પુરાતન જાતક ને મેઘની પ્રીત પુરાતન મારો ને પ્રભુ સ્નેહ હસનાતન मारो रे प्रभु जी नो सिनात ધેય જ્ઞાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન ધ્યાન આઈક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષેય જ્ઞાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન જ્ઞાતા પ્રેમ સ્વરૂપ મોક્ષ આત્મ રમણા કેવળ પ્રકાશમાન ય કેવળ પ્રકાશ માન નિજ આત્મ રમણા કેવળ પ્રકાશમાન નિજ આત્મરમણા કેવળ પ્રકાશમાન પ્રેમીને પ્રજ્ઞ સંગ પુજારણ વેદ પ્રેમીને પ્રજ્ઞ સંગ પુજારણ વેદ પ્રેમીને પ્રજ્ઞાસ પુજારણેદ પ્રેમીને પ્રજ્ઞાસ પુજાર આ વેદ પ્રીતમા નિરતન પ્રકાશન આ વેદ પ્રીતમારતન પ્રકાશન મારો ને દાદાજી સ્નેહ સનાતન સલા चा ने में गनी प्रीत पुरातन चातक ने में गनी प्रीत पुरातन चा ने मैगनी गनी प्रीत पुरातन मारो ने दादाजी नो स्ने सनातन मारो ने दादा જે હું આજે પ્રજ્ઞા સ્વરૂપ થઈ ગયો છું પ્રજ્ઞા સ્વરૂપ એ પ્રજ્ઞા સ્વરૂપ થયેલો હું એ શુદ્ધાત્મા ભગવાન દાદાનું પરમાત્મા પદ એ પ્રજ્ઞા શક્તિ એમની પૂજા હું અભેદ પ્રેમી એટલે શુદ્ધાત્માનું પરમાત્મા પદ એ શુદ્ધાત્મા પદ છે આપણું અને એ જ પરમાત્માની પૂજા આપણાથી એ જેમ જેમ રૂપી પૂજાઓમાંથી ધીમે ધીમે ધીમે વિકાસ થતો જતો જતો અરૂપી સ્વરૂપ થાય તે અભેદ સ્વરૂપ બંને આપણે સમજાયું એટલે દાદા એ આપણું અનુભવ પ્રમાણ છે પરંતુ આપણને બધાને સદેહ મળ્યા એ રૂપીપણે ને રૂપીના ઉપરથી આપણે અરૂપી આપણી સમજણ આ બહુ છે બહુ સુંદર અત્યારે શરૂ શરૂમાં રચનાઓ થઈ ગયેલી એમની અને મૂળ તો પૂદગલ લઈને આવેલા દેરાવાસી ફર્સ્ટ ક્લાસ હમ અને ગોકુળદાસ સંઘવી બરાબર કવિરાજ કહેતા કે અમને નાનપણથી અમારા પિતાજી બધે અહીંયા લઈ જાય ત્યાં લઈ જાય બધું વાત કરે સંસ્કાર છે ને બધા દરેક ને હોય બઉના થઈ છે આ ઉન્નતિ કોણ છે બેન ઉન્નતિ આવી ઉન્નતિ બેન આવ્યા હોય તો જરા ઉભા થાય ઉન્નતિ નથી આવે ને નથી આજે કાગળ આપી ગઈ કોઈ કચરા ભાઈ આપ્યું કોણ છે ઉન્નતિ દીકરાની હજુ એક વર્ષ બાકી છે પ્રિન્સિપલ મેથ્સ અને બીજું બધું જોડે હોય ફિઝિક્સ હોય એવું બધું હવે આ દીકરીને એટલે કે એમની પોતી પોતી કહેવાય શું કે ના દીકરાની દીકરીને દીકરાની દીકરી પોતી જ કહેવાય એ કે છે કે દાદા ભગવાનના અસીમ જે કારો જય અને ઉન્નતિના ભગવાનને અબજો કરો કરોડો વખત કોટી કોટી દંડવત સાષ્ટાંગ પ્રણામ બંદન કેટલા વર્ષની ઓછા તે તેવી હશે જે હશે અને લુસીબેન કઈ ગયા લુસીબેન ઉભા થાવ આ છોકરીને તમારે પોષવાની બરાબર હં એ તમારા જેવી એની તમન્નાની ઈચ્છા છે વાંચીએ આપણે હે દાદા ઉન્નતિને આપે કહ્યું એ પ્રમાણે અક્રમ વિજ્ઞાનમાં પીએચડી કરાવજો જ ઋષિબેન અક્રમ વિજ્ઞાનમાં પીએચડી કરાવજો જ આવું આ લખે છે આ છોકરી હવે સમજદાર છે બીએસસીમાં ભણે છે મેથેમેટિક્સ સાથે હમ હે દાદા ઉન્નતિને ગણિતમાં પણ પીએચડી કરાવજો જ એને માસ્ટર કરવું છે અમારા તરુબેનના તરુબેનના જેવું તરુણલતાબેન છે તે બીએસસી વિથ મેથમેટિક્સ એટલે મેથેમેટિક્સના સ્ટુડન્ટ છે આ પક્કા એટલે આ કર્મનું ગણિત બધું પકડી લીધું એમને આખું ગજવતું પકડી દીધું એમ એ ગણિતમાં મજા આવે જ નહીં હમ જેમાં ગણવાનું ના હોય એ ગણિત એટલે ગણ હા એમાં ગણતરી ના હોય એને ગણિત કહેવાય એને એને એ જ ગણિત માર શીખું જ કે સુરેશભાઈ હં એ વિતરાગ ગણિત કહેવાય છે વિતરાગ ગણિત તીર્થંકર ભગવંતોનું ગણિત છે એટલા માટે જૈન દર્શનમાં ચાર અનુયોગ કયા છે બધા ધર્મોના પ્રમાણો હોય એવી રીતે બૌદ્ધોમાં ચાર મહાયાન એવી રીતે ચાર અનુયોગ કયા છે એનો ગણિતગ પણ એક છે એ કર્મને લાગવું પડે છે શું કહ્યું એ કર્મના ગણિતને લાગવું પડે છે આખું પણ કર્મનું ગણિત એટલું બધું સૂક્ષ્મ છે તે સામાન્ય મનુષ્યો ના સમજી શકે મનુષ્યો આ ગણતરીના ગણિતમાં જે છે એ ના સમજી શકે કારણ કે કર્મનું ગણિત ગણતરીમાં આવી શકે એવું નથી મથે છે તો બહુ આપણી બહુ મથીએ છીએ એવું છે હં જીતું એવું છે હં સહેલું નથી આમ તો સહેલું લાગે છે નથી લાગતું જીતુને સમજવામાં ઘરો પડે છે તને તો પછી એ તને સમજાયું ને એ આપણું આજ્ઞાધર્મનું ગણિત છે એટલે ઉન્નતિને યુનિવર્સિટીમાં પ્રથમ નંબર લાવવાની શક્તિ આપો હે દાદા ઉન્નતિને ગણિતમાં પીએચડી કરાવજો હે મારા દાદા તમે ક્ષણે ક્ષણે ઉન્નતિના જોડે જ રહેજો એટલે લુસીબેન અમે તમને આપ્યો છે આ છોકરીને અંબાશો ભાઈ એમને પર જ કરાવી દેતું ભેગા કરાય લુસીબેનને હા સાહેબ હા કરાવી દઈશું પણ એમને ફુરસદ હોય ટાઈમ મળે તે મોટું સિટી ને નાનું ગામડું છે આમ ગલી હોય ને ઘર હોય ઘરમાં પાછળ પાછું ચાલવાનું પાછળથી નીકળાય પાછળથી તે પાછું એ કેવું આમ મારું વચમાં નીક હોય આપના પુત્રોમાં ગયેલા છે બધા હ કારણ કે બેસો ને સિસ્ટમ તો જોઈએ પંચ્યાસીમાં આપતા પુત્રો બધા આવેલા બધા બધા અરે સુખડી ખવડાયેલી ને બધા આપતા પુત્રો આવે ને ગરમ રસોડામાંથી ગરમ ગરમ સુખડી આવે પેલી કાચની રકઈ બી આપતા તાક સ્ટીલની રકબી બધાને બેસી દે અરે ગરમ ગરમ સીગડી નાખે એ ખાવું મજા હે વાઘરોટાના મેયર અને પાછું આમ શું બોલે રસિક ભાઈ હું દાદા કચરો છું આવું બોલે કે છે પ્રોફેસર ના જેવા એટલે આ તમે ઋષિબેન તમને સપી આવી ભાવના છે એની આ જુઓ ને આજે બાવીસ તેવીસ ચોવીસ વર્ષ જે છે પણ સારું કહેવાય ને એટલે લઈ જાઓ અને એમને આ લુસીબેનને આપી દેજો તમે એનું ફોન નથી આપ્યો કશું આપ્યું નથી આપે ને તો એમની પાસે વાતો કરશે એની જોડે હા ઇલા ડૉક્ટર ઇલાબેન ક્યાં છે ઓહો હ છે ઓ સરસ સરસ આવ્યા છો ઇલાબેન એ તો અવશ્ય કારણ કે આ વિજ્ઞાન એવું એમને પકડી રાખ્યું છે ગજબ ના હમ પણ તમારો મોટાભાઈ આવ્યો છે કે નીતિન નીકળી ગયો તમને મળ્યા આવ તમારી ભાભી છે કે નહીં આવી છે કઈ છે સર પ્રશ્ન ઇલાબેન અમદાવાદથી કારણ કાર્યનો ભેદ યથાર્થ ન જાણવાથી ભોગવટો આવે છે તો તેને જીવન વ્યવસ્થામાં ઉપયોગ પર કોઈક સમજણ આપજો જ્ઞાની પર શ્રદ્ધા પાકી કરવાની કળા શીખવાડશો અને એ પ્રાર્થના અમારી જય સચ્ચિદાનંદ તો ઈલાબેન આપણે જ્ઞાની પર શ્રદ્ધા પાકી કરવા માટે આપણને જે કોઈ મળે તે બધા જ આ જ્ઞાની છે કે અજ્ઞાની છે એવો ભેદ ભેટથી જોવાની જરૂર નથી સમજાયું પરંતુ મને જે જે કોઈ મળે છે જેમની જળ જે હિસાબમાં હશે તે જ મળશે ગમે ત્યાં જ નહીં મળે આખી દુનિયા બહુ મોટી વસ્તી છે પરંતુ જે કંઈ મળે એના સંદર્ભમાં પણ આપણે આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ આપણી પ્રજ્ઞાની શક્તિ એવા જાગ્રત સ્વરૂપે કામ કરતી ધીમે ધીમે ધીમે આપણે અંદરથી વિકાસ પામતી જતી જાય કે જેથી આ ભોગવટો જે છે આપણો તે બહારથી આવતો હોય તે બહારથી આવતો ન લાગતા પોતાથી પોતાને આવે છે એવું ધીમે ધીમે ધીમે પકડાય બહારના સંબંધોમાં અહીંયા આગળ ફાઇલોનો સંભાવ નિકાલ એટલે આપણા મન વચનકા સિવાયની બહાર બધી જે છે બધી ફાઇલો સ્વરૂપ જીવનો બધા એ આપણા ઋણાનુબંધ સંબંધોએ કરીને અથવા તો હિસાબે કરીને જે જે કંઈ આપણા પરિચયમાં અગર તો વ્યવહારમાં આવતા હોય બધા એમાં નજીકનામાંથી જ આ આવે છે નજીકનાની બહારનામાંથી નથી આવતો બહુ સમજાયું એટલે ખરો ફાઇલોનો સંભાવ નિકાલ આપણે બે કે ચાર ચાર જણા આવીએ તે એટલામાં જ છે મારી વાત સમજાય અને એમાં પણ પ્રમુખપણે બેમાં જ છે ફક્ત બેમાં અને બેમાંથી એક સ્વરૂપ આપણે થઈ જઈએ શું કહ્યું જુદું બીજું છે છતાં પણ એક સ્વરૂપ થઈ જઈએ એ સમજણમાં થઈ શકીએ આપણે સમજણમાં એ સમજણ જ પ્રકાશ છે એ શુદ્ધાત્માનો પ્રકાશ છે અને એ પ્રજ્ઞાશક્તિની તીવ્રતા સૂક્ષ્મતાવાળું જીવન છે આપણું આટલા આ ભાવમાં આ કરી શકીએ આપણે પ્રજ્ઞાના લેવલે આપને સમજાયું કે નહીં દાદા ભગવાનની પ્રાગ સ્થિતિ પરમાત્મા પદને સ્પર્શ થયેલી પરમાત્મા પદ પ્રાપ્ત કરેલી અંદરથી એટલી બધી એ હતી એ પ્રાગ્ઞા શક્તિ હતી પરંતુ એ પ્રજ્ઞા જ કહેવાય કારણ કે પ્રજ્ઞા એટલા માટે કહી કે આપણને મોક્ષની દૂતી કહી છે શાસ્ત્રોમાં એને શું કહ્યું એટલે મોક્ષને આપણને વહન કરી કરી અને મોક્ષનું દ્વાર અને આપણે જ્ઞાનનું જાણવા બધું કેવળ સ્વરૂપ જાણવા પણ થઈ જાય એટલે પ્રજ્ઞા સમયથી વિદાય લે છે સમજાયું પ્રજ્ઞા નથી પૂદગલનો ભાગ શું કહ્યું તેમજ નથી શુદ્ધાત્માનો અંશ પરંતુ એ શુદ્ધાત્માની પરમાત્મા પ્રકાશને ખુલ્લી કરનારી પ્રાગ શક્તિ છે અને એટલે જ આપણે આપણા બુદ્ધિથી આપણને અનુભવમાં લાગતા બધા ભોગવટામાં જે ભોગવટો આપણે એમ સમજીએ છીએ કે મારો છે એમાં એ ભોગવટામાંથી આપણને ધીમે ધીમે મુક્ત કરતાં કરતાં સમ્યક પ્રકારમાં આપણે અંતરથી જીવનમાં આવી જઈએ કે જેથી ભોગવટોએ ભોગવટા સ્વરૂપ ન લાગે પરંતુ જે જે પક્ષી થી આવ્યો હોય તેમાં સત્સંગમાં હિસાબ હિસાબ શબ્દ એટલો બધો મોટો છે હિસાબ દાદા ગજબનું કહ્યું છે બહુ ગજબ નો એટલે આખા આપણા જીવનનો સાર જે આગળથી ચાલ્યો આવેલો અને આજે સાર સ્વરૂપ આપણામાં આપણા હાથમાં આવી જાય અને આપણી પ્રગતિ મુક્તિપંથે આપણું પ્રયાણ થતું જ જતું જાય સમજાયું ને ઈલાબેન એટલે ઘરમાં જ છે આપણી જોડે આ અનુભવ કરવાનું સાધન મારી વાત સમજી ગયા તમે ટૂંકમાં કે નહીં હં ના આપણે એને પ્રમાણથી લઈએ છીએ એટલા માટે અને આપણી પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં એમાં પ્રમાણ નથી હોતું ઓછા કે વધારે એનું ભોગવટો બોગવટા સ્વરૂપ છે અને ભોગવટો સાથી કહ્યું કે આપણે જાણીએ છીએ કે આ તો નિકાલ માગી રહ્યું છે મારો હિસાબ નિકાલ માગી રહ્યો છે સમજાયું હવે એ હિસાબમાં જો આપણને નિમિત્ત ન હોય આપણી સામે તો આપણે એમાંથી નીકળી નહીં શકીશું છૂટી નહીં શકીશું તો નિમિત્ત સ્વરૂપે આપણે ઈતર બીજા છે સામે નજીક ના છે જોડે ના છે તે લાગશે નિમિત્ત નિમિત્ત તારે જ આપણને સમજાશે કે આ ભોગવટો કંઈ કોઈ જગ્યાથી આવતો નથી મારા કર્મના ઉદયનો આ છે કર્મના ઉદયનો હમ એટલે એનું ઉદય પ્રમાણ પણ આપણને સમજાતું જતું જશે જેમ જેમ ઉદય પ્રમાણ સમજાતું જતું જાય તેમ તેમ આપણને આ તપનો પાયો બધો પાકો થતો જતો જશે એટલે સંભાવે એની રીતે ધીમે રહીને એમાંથી પસાર થઈ જઈશું કારણ કે ભોગવટાને આદિ એટલે શરૂઆત છે મધ્ય ભાગ છે એટલે ભોગવટાનો ભાગ છે અને વિયોગી છે એટલે અંત પણ છે એનો એટલે અવસ્થાઓનો અંત છે એની મારી વાત સમજાઈ જેવી રીતે આપણે પ્રજ્ઞાશક્તિએ કરીને આપણે પ્રજ્ઞાશક્તિએ આપણને મોક્ષની આદિ થઈ ગઈ છે શરૂઆત હમ ગોલ્સ ધ્યેય હાથમાં આવી ગયો છે અને એમાં આપણને ફાઇલ ના હોય કે બીજું ના હોય જ્યારે આપણે એકલા હઈએ તો આપણે બહુ સુંદર એનો મધ્ય ભાગ આવે એટલું આનંદ આવે આપણે ઉપક્ષમતા આવે આપણી બધી કર્મની કશું ના હોય એટલે બહુ આનંદ લાગે આપણને અને તે વખતે આપણે બધા ગુણો શુદ્ધાત્માને યાદ આવે દાદાના સિદ્ધ ભગવાન બધી રીતે હમ અને એ અવસ્થા જાય પણ ખરી પણ એ બધી કઈ શુદ્ધાત્માની ચેતન અવસ્થા કહેવાય છે શું કહ્યું ચેતન અવસ્થા છે અને આ ભોગવટો બધી આપણી પૂદગલની ફાઇલની અવસ્થાઓ છે સમજાયું ને એટલે એ અવસ્થાઓના અવસ્થા રૂપે જ આપણે જાણીએ ખરા પણ આપણાથી જણાતા રહેવાની પરિસ્થિતિ બનતી નથી સમજાયું ને એટલે થોડા ગૂંચાઈ જઈએ છીએ કન્ફ્યુઝ થઈએ છીએ થોડુંક સફોકેશન જ એનું થયા કરે છે પણ એમાંથી એ ગુંગળામાંથી નીકળીએ એટલે તપથી શાંતિથી નીકળી જવાનું અને ઘરમાં હાજરમાં હોય ને ત્યાં નાટક કરીને ઢીલા પડી જવાનું શું કહ્યું નાટક સ્ટ્રોંગ બોજવું ભોગવટો કરાવવાનું નિમિત્ત આવ્યું હોય સામે તે નાટક કરીને ઢીલાપણાનું નાટક કરવું પડશે થોડુંક નાટક કરવાથી નથી હોતું પરંતુ એ ઉપયોગમય જીવનથી આપણે જીવીએ છીએ અંતરથી શું હકીકતમાં નાટક છે પરંતુ નાટક સ્વરૂપે જીવી શકતા નથી એ પ્રકાર એ પણ નાટકનો પ્રકાર છે નાટકમાં જેમ જુદા જુદા પાટ આવે છે ને બધા એની સ્થિતિઓ બધી કેટલી બદલાય છે આનંદની આવે હર્ષની આવે શોકની આવે જાત જાતનું આયા કરે બને સમજાય છે ને આ રીતે લેવાનું આપણે ગોઠવણી કરી દેવાની એ જ ઉપયોગની ગોઠવણી છે અને ધીમે ધીમે કરવાની એકદમ નહીં આવે આ રોજ રોજ આખા ધાડામાં બે પાંચ સાત વખત આ વખત અહીં ગોઠવી દેવાનું જરા સતત રહેવાનું એવો સવાલ નથી પણ ગોઠવવાનું ભાષે છે તમને ભાષે છે કારણ કે સંજોગ આપણને એવો આવ્યા હોય શું કે આપણે પોઝિટિવ રહેતા સામેગેટિવ આવતું હોય સમજાયું ને એમાં આપણાથી નેગેટિવિટી જેટલી પ્રોજેક્ટ થઈ ગયેલી છે ને તે આજે તો જીવન મળ્યું પોઝિટિવ આપણને બધાને મળ્યું છે પણ એમાં આપણું આગળનું આપણું કરેલું આ સામે આવે છે કરેલું એટલે કે જીવેલું જેવા પ્રકારે જીવેલા હવે એના જે પ્રકારો હોય એ પ્રકારે હોય કરે એ તો મનથી હોય તો મનના પ્રકારો હોય વાણી તો વાણીના પ્રકાર હોય ખ્યાલ આવે ને અને વ્યવહારમાં વ્યવહારના પ્રકાર આવે એ તો બનવાનું જ કોઈને છોડે નહીં તીર્થંકર ભગવતોને રહી જ્ઞાની કે કોઈને ના આવે બધાને હોય આપ સમજા ને એટલે આટલો સહારો લઈ અને આપણે મૂજાવાનું નહીં જરા પણ શું અને લાગે કે આ છે એમને શું સમજ આ કઈ જ આપનું આમ બધું ગમેતું કરે ને એ થાય છે ઘણા ના ફેમિલીઓમાં અમારા પરિચયમાં છે થાય છે સારા સારા ફેમિલીઓમાં એટલે તે વખતે જરા નાટકમાં આપણે ઢીલા પડી જવાનું સમજાયું એમાંથી આ લઘુતા અને લઘુ બધું સમજાતું જતું જશે ને આપણા જીવનમાં વ્યવહારમાં આવશે આપણામાં સમજાયું ને લઘુતું એટલે આપણી આંખોમાં બાર નહીં રહે પછી વ્યવહાર દ્રષ્ટિમાં ઈલાબેન નહીં કે આ આ છે અને હું આ છું જુદું નહીં રહે તમને વાત સમજાય છે મારી લઘુતા આપવી જોઈએ લઘુતા એટલે પછી આપણે આપણો અનુભવ આપણેથી બહારથી શું કે અંદરનો આપણે એકબીજાનો શું આપણે આપણું જ આપણામાં છે બધું બીજું કશું નથી એટલે નાટક સ્વરૂપના બધા પાત્રો તો હોય જ ને બધા આપણે અંદર પાર્વગરના પાત્રો છે માટે બહાર આપણા માટે છે નહી તો કોઈ હોય શકે નહીં બહાર દેખાય છે ને પણ સંસાર એને જ કહ્યો ને અહીંયા આગળ બધા બુજાયેલા છે ને અને એમાંથી બધી મથામણ બહુ કરે છે કે આપણે કેમ કરીને સુખી જીવન જાય એટલે કલ્પનાનું સુખ એટલા માટે પણ સુખ શું છે સમજાતું નથી પોતે સુખ્યા સ્વભાવ વાળો અંદર બેઠો છે એટલો બધો ઢંકાઈ ગયો છે કલ્પેલા સુખોથી એટલે શું કરે પાછળ દુઃખ આ છોડે નહીં કોઈને એ દુઃખના સ્વાદ વાળું સુખ હોય છે સમજાયું એટલે દાદા ભગવાને એક બહુ સુંદર રસ્તો બતાવ્યો વ્યવહારમાં આપણે બધા એને ઘરમાં કે દુઃખમાંથી સુખનું સંશોધન કરો શું કહ્યું આ રિસર્ચનો વિષય છે શું કહ્યું આ રિસર્ચનો વિષય છે સમજ્યું ને અને કવિરાજ કહે છે દૂધમાં સાકર ભેરવીને એવું કંઈક કહેશે કશું એવું જ ને આવું એટલે સાકર આપણે મોડા મૂકીએ એનો સ્વાદ તો બતાવશે સ્વભાવ તો બતાવશે પરંતુ જોડે જોડે એનામાં કડવા છે કડવાનો સ્વાદ આવવો જોઈએ આપણને કોઈ જાણે છે કે સાકરના સ્વાદમાં કડવાસનો સ્વાદ હોય છે બોલો ને નથી જાણતા છે છે કારણ કે આપણે રસના રશિયા છીએ એટલે હે રસના રશિયા છીએ રસના જાણકાર હોઈએ તો એમાં બધું શું દેખાય અને મીઠામાં સ્વીટ છે એ પણ સમજાય એને હં એટલે આમ તો શબ્દ મૂકી દીધો છે મીઠું એટલે એને વાંધું નથી બે બધામાં દરેક કોઈ પણ વસ્તુ લો વાનગી લો અને આપણા મનુષ્યના સ્વાદમાં આવે તે બધામાં બે ત્રણ રસો તો હોય જ એમાં તો કોઈમાં ચાર પણ હોય કોઈમાં પાંચ હોય એવું સમજાયું તે અમે જયગઢ જેટીમાં અમારે પેલાં રત્નાગીરીની એ બાજુ પેલા પપનસ બહુ થાય મોટા મોટા પપનસ છે લાલ ગુમ બધા અંદરની પપનસ કહે છે પપનસ જાણતા હશે ફ્રૂટ મોટું થાય છે ના ફણસ નહીં પપણસ ફણસ જુદી વસ્તુ ફણસ તો એ મોટું મોટું આવું આ તો મોટી મોસમ બી ના એના જેવું મોસમ બીની ફેમિલીનું છે ગ્રેપ ફ્રૂટ કહે છે ઇંગ્લિશમાં એને ગ્રેપ ફ્રૂટ તે પપનસ તે આવ્યું પછી પછી દાદાએ ધીમે રહીને કહ્યું રસિકભા હજુ આ એક જ ફ્રૂટ એવું છે કે એમાં મીઠાસ પણ છે ખટાસ પણ છે કડવાશ પણ છે બહુ બહુ સુંદર એમને બનાવ્યું એ આપણે એના જાણકારના સ્વરૂપે રસોને જાણ્યા હોય અને પછી એના પપ્તા ફ્રૂટ કરીને ખાઈએ આપણે પછી ખાતી વખતે જાણકાર એવું બને નહીં બે વસ્તુ ભેગી નાતા એટલે આપણે અધ્યાત્મ પણ કહ્યું છે તો ઉપયોગ જ્યારે વ્યવહાર હોય તો વ્યવહારમાં જ હોય સમજાયું ને વ્યવહાર તો કાંઈમનો હોય છે પરંતુ આપણને સરખાઈ રાખનારો એવો વ્યવહાર આપણે એમ કે વ્યવહાર નથી પણ ઉપયોગ ઉપયોગની ગોઠવણી એક જ જગ્યાએ હોય એટ એ ટાઈમ એટ એ ટાઈમ બે જગ્યાએ ઉપયોગ ના રહી શકે પરંતુ એ બે જગ્યાએ રહી શકે ને આપણે એક જ ઉપયોગ સ્વરૂપે હૈયે એવો અનુભવ વ્યવહારની દ્રષ્ટિ છે શું કહ્યું એમાં અસમ્યકતા બધી આખી ક્ષય થતી નીકળતી એ વ્યવહાર જેટલો સમ્યક થાય આપણો તેટલા પ્રવૃક્ષમાં નિશ્ચય દ્રષ્ટિ સાથેનો એ વ્યવહાર રહ્યા કરે ચાલ્યા કરે એટલે દાદા એ કહે છે કે જ્યારે મહાત્મા હોય આ હોય ત્યાં હોય તો અમે જ અમારું હોઈએ પણ અમારું કેન્દ્ર અમારું સાબુત હોય બરાબરનું કેન્દ્ર હમ પણ છતાં કે બે જગાએ એવું હોય નહીં વાણી નીકળે એટલે વ્યવહારમાં નીકળ્યો જતો હોય તો સમજાવ્યું ને વાણીમાં નીકળ્યો એટલે આખી શુદ્ધાત્માને વાણી છે જ નહીં હમ લઘુતા ઈલાબેન કે આપણે ઈલાબેનની જે વ્યવહાર દ્રષ્ટિ છે ને ઈલાબેન વ્યવહાર દ્રષ્ટિમાં આપણા નજીકના નજીકના સંબંધ જોડે આપણે એ નજીક વ્યવહાર દ્રષ્ટિમાં આ સામાન્ય પણ આપણે વ્યવહારથી જ જોઈએ વ્યવહારની દ્રષ્ટિથી વ્યવહારથી જોઈએ જે જેવા પ્રકાર જોતા હોય તેવા પ્રકારે આપણી જોડે રહેતા હોય તે પણ અને સંબંધોમાં સંબંધોના વ્યવહારથી પણ હોય તેમાં આપણી વ્યવહાર દ્રષ્ટિમાં આપણે એવી રીતે રહીએ કે આ ઈલાબેન આ તું વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહારમાં તને જે બધું બને છે વ્યવહારમાં જ બને છે તમારામાં કશું નથી બનતું શું કહ્યું એ આપણે આપણી અંતર ભાષામાં આવી રીતે ગોઠવવું પડે પણ જ્યાં પ્રસંગ આવે તે વગર ના ગોઠવાય એ પછીથી ગોઠવાય છે એટલે પછીથી ગોઠવાય ઉપયોગ ત્યારે એ અવસ્થામાં જે પસાર થયા ને એ અવસ્થાનું આ શું વિશ્લેષણ થઈ અને ફરતી આવે ત્યારે તમે જાગ્રત થશો આ આવી રીતે આ બધો પ્રકાર છે આખો સમજાયું ને આપણે જ આપણી અંદર ગોળ એટલે આપણી વ્યવહાર દ્રષ્ટિમાં જે ભાર છે ભારણ છે એ નીકળી જશે કે આ તે આવું બધું ભેદપણું દેખાય ને એ ધીમે ધીમે ઓછું થશે એટલે ભારણપણું ઉલ્ધું થાય એટલે આંખો તો એના સ્વભાવથી જ જુએ છે એટલે હલકી હલકા નજરોથી એને દેખાય એટલે સમ્યક નજર કહેવાય એને એટલે વ્યવહાર દ્રષ્ટિ સમ્યક થતી જતી જાય મારી વાત સમજાઈ સમ્યક એટલે આપણી નજરો વ્યવહારની નજરોમાં આજ્ઞામાં છીએ એ રીતે જ્યાં જ્યાં નજર માડે ને ત્યાં એ નજરમાં એમની જ નજર એમની આગળ મંડાઈ છે અને એમની એમ અત્યારની શરીરની નજરોથી ત્યાં એની સાથે છીએ બેમાં પોતે જ દેખાશે પોતે જ અનુભવાશે એટલે બહારનું ભારે પણ અમારો વિજન આવશે દ્રષ્ટિ આવશે કોઈની અજ્ઞાની કોઈની પણ હોય કાયમ આવે ધીમે ધીમે એમાંથી આપણે નીકળતા જઈશું સમ્યકતા આવશે આપણી નજરોમાં આપણે કોઈને સમ્યક કરી શકીએ નહીં પરંતુ આપણે સમ્યક સ્વરૂપે જીવી શકીએ છીએ સમ્યક પરિણામોથી સમજાવ્યું ને એ ઉપયોગ પૂર્યોગ ના હોય બધા ઉપયોગ થઈ ગયું થઈ ગયું હાજી છ ને પાંચ થઈ ગયું તો હવે આપણે મંત્ર બોલીને એક સુંદર પ્રાર્થના બોલી દઈએ ઈલાબેન આના માટે છે આ પ્રાર્થનામાં પછી આપણે જેને જે રીતે પોતાના દરેક પ્રમાણથી જેને એ શબ્દોમાં ગોઠવણી કરી શકે છે હા એવું કશું નથી શબ્દ એટલે એક નથી કશું દરેકને સમજાય ને એના પર ગોઠવી દેવાનો ના નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો હરિન્તાણો હરિહનતામો સિદ્ધાણ સવ સાહુણ નમો લોય સવ સાહુણો મંગળ સવય સિંહ મંગલાંચ સિંહ પરમ હવૈ મંગલમ પરમ હવૈ મંગળમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શિવાય નમ શિવાય જય સચિદાન જય સચિદાન હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંત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 બધામાં બિરાજેલા છો આપી બધા તેવસ્થા થી આપ आपू विक पर स्वरूप स्वरूप छेराग पर स्वरूप स्वरूप स्वरूप प्रगट शुद्ध आत्मा स्वरूप प्रगट शुद्धात्मा એ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન એ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી અભેદ ભાવે અત્યંત ભક્તિ થી નમસ્કાર કરું છું અભેદ ભાવે અત્યંત ભક્તિ થી નમસ્કાર કરું છું પ્રમાદ વશ અજાગૃતિ પ્રમાદ વજાગૃતિ આપની સમક્ષ મૂકવું સર્વે ભૂલો ને સમક્ષ જાહેર અને તેનો હૃદય થી ખુબ પસ્તાવો કરીને અને હૃદય થી પસ્તાવો કરીને આપની પાસે શક્તિ આપો એવી આપો હે શુદ્ધાત્મા ભગવાન હે સુદ્ધાત્મા ત્મા ભગવાન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે આપણા એને એને વ્યવહાર દ્રષ્ટિ માં વ્યવહાર દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ થી દેખાતા બધા ભેદ સ્વરૂપો માં વ્યવહાર દ્રષ્ટિ થી દેખાતા બધા ભેદ સ્વરૂપો માં બધા ભેદો નીકળી જાય અભેદ સ્વરૂપે તન્મયા રહું અભેદ સ્વરૂપે તન્મ અને આને જ અને એકતા એકતા એકત્વતા વાળું એકતા વાળું જય થઈ ગયું જય સચિદાનંદ અશ્વિનજી હવે સાડા સાત વાગે બિહારી બોલો આપણે આજ જગા એ ભેગા થઈએ છીએ ભાવ આરતી પદો અને ગરબા આવતીકાલે સવારના છથી સાત પ્રાતવિધિ આ જ જગ્યાએ રહેશે અને આઠ વાગ્યાથી શ્રીમદ્ય સ્વામી પ્રભુ દેરાસરમાં અઢાર અભિષેકની પૂજા થશે અને વિજય મુહૂર્તમાં મંદિરની ધજા બદલાવાશે જય સચ્ચિદાનંદેશાનંદજીએ બહુ જ કાળજી રાખીને સુંદર વ્યવસ્થા કરી છે દાદા ભગવાનની સમાધિની તેમજ આપણે આવતીકાલના સાલગીરીના પ્રસંગની તણે મંદિરોમાં ધજા આખી ફરકાવવાની નવા વરસની જય સચ્ચિદાન જય સચિદાન કાલે અત્યારે રાખ્યો છે આજથી દર કેટલું કલાક બે કલાક જરૂર જરૂર दादा भगवान ना असिम जय हो